lagu કોટી દેવગ તે ત્રીસ કોટી દેવગ વિસ્થ સ્વાગતન જગકલ્યાક યાગ્ન મે જગકલ્યાણ યાગ્ન મે મંગલમય દો આશીષ શિશમ સીધ સ્વરૂપી મૂર્ત મો સીધ સ્વરૂપી મૂર્ત મોલતી ભૂલકો માપી દો ગલતી ભૂલ કો માફી દો વ્યવહાર રે સદબુદિ વ્યવહારે રે સદબુદિ હો નિશ્ચય મેં અભિપ્રુ ક્ષય મે અભિવ જય સ ચિદાનંદ જય સચિદાનંદ જય સ ચિદા દંદ જયિ દય સચિદ જય ચિદામંદ જય સ Jai sa tidanand jai પાંચ આ્ઞાન પાંચ આ જ્ઞા માં આજ્ઞ પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞ પાંચ જ્ઞાન ખુલ્લા ફોર મોક્ષ સમુલ્લા ફોડ મોક્ષ આ આવે શિક્ષા शिक्षा बुद्धितर के विश्वमान बुद्धितर के विश्व मार्ग पाँच आज्ञा मान पाँच आज्ञा मा सूर सूक्ष्मवाणी नाय सूर सूक्ष्मणी नाये संयोग पराधीन संयोग पराधीन संयोगी पुरा करता संयोगी पुरा व करता नैमित मरण ज्ञान पांच आज्ञा मा ज्ञान पाँच आज्ञा मा क्रमा क्रम निवृत्ति हानि ક્રમક્રમ નિવૃત્તિ હરી વ્યવસિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસનાની રકમ ઈચ્છા उबे जगत खातामा मा उबे जगत खाता मान पाँच आज्ञा मा ज्न पाँच आज्ञा मा जन्मती ते मौत सुधी देह ते मौत सुधी आत, कर्म फरजियात फरजिया ચોટ ખેચે રાગ દેશે ચોટ ખેચે રાગ દેશે જગત ગામી બાબો પા જગત ગામી જ્ઞાન પાંચ આવે ગળામાં પાસી આવે ગળા માં વળગી પડે લફરબહુ વળગી પડે લફરબહુ સૌ વિકલ્પી संविकल दिविधा ज्ञान पांच आज्ञा मात्रसरण समसरण उदलो नी अथाम उदगलो नी अथाम सोनू नु एज थ सोनू नुज ज्ञान पांच आज्ञा पांच तो मर तो कोई नीति जीव तो मर तो कोई ज्ञाओ भाषा मा ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રચના સાધા ભ્રાંતિ સદા માં જ્ઞાન પાંચ આજ્ઞા માં જ્ઞાન પાંચ આજ્ઞા માં તકતી નથી અવસ્તુઓ તકતી નથી અવસ્તુઓ કાળા તારે મૂલ્યાંકન धारे मूल्यांकन आज सारू काले खोटू आज सारू कले खोटू दीवाड़ू डापन જ્ઞાન પાંચ હિસાબ છે આપણા જ હિસાબ છે આપણા જ ફાળા માં ડખા વગર થાય લેવું उजे ज्ञान पाच ज्ञान ज्ञान थी मोक्ष मार्ग खुले मोक्ष मार्ग खुले महा मौन आशीषोती सहज विश्व भूलिओ सहज विश्व भूलिओ ज्ञान पांच आज्ञामा ज्ञान पांच आज्ञामा सर्व अंतराय टूटे सर्व अंतराय टूटे सिद्ध आत्म मा सिद्ध आत्म મણા અજ્ઞ એજ તપને ધરમ અજ્ઞ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞા મા વર્તે મોક્ષ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા એ મને માર્ય એ મને માર્ય રાત દાડો વધે છે દળો વધે છે નિકાલી દુકાન માયે દાદા જ્ઞાન મળે છે દાદા જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ આજ્ઞા માં પ્રકૃતિ ના ગુણ જુદા પ્રકૃતિ ગુણ જુદા ભિન્ન ગુણ આત્મા When he Vertical was lost વ્યવહાર ધર્મ ધ્યાન વ્યવહાર ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજ મા શુક્લ ધ્યાન સમજ મા જ્ઞાન પાંચ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા મા સ્પષ્ટ શુદ્ધિત તથતા સ્પષ્ટ શુદ્ધિત તત્વદ્રષ્ટિ ઉપયો તદ્રષ્ટિ ઉપયો સુને હગ્ અવ સુનેગ્ શુદ્ધ જ્ઞાને સીધયો શુદ્ધ જ્ઞાને સીધયો જ્ઞાન પાંચ આજ્ઞા માં જ્ઞાન પાંચ આજ્ઞા મા ગને કાર છે ગને ગરીજર છે જોઈ જાણે મુક્તા જોઈ જાણે મુક્ત્માથારથ જ્ઞાન સ્વરૂપ યથારથ જ્ઞાન સ્વરૂપ દાદા માતા દા માતાત્મા પાંચ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ जय सच्चिदान परम दिवस ज्ञान लीधे महात्मा बद आग बेसे बहनों में रीते जमने ज्ञान लीधे ए लोग आग बेसे पाचड़े तो आग आता रहो भाइयों में ज्ञान लीधे ये आग आ जाए अने आज कालो जो प्रोग्राम से जाहिर करे साढ़ा नौ थी आला, बार सत्संग बार दौड़ प्रसाद एक थी तीस थी 4 गरबा त्रीस चार चाही अने चार साढ़ा छ સાડા નવથી બાર સત્સંગ બારથી દોઢ પ્રસાદ દોઢ વાગ્યાથી ત્રણ ત્રીસ ગરબા ત્રણથી સાડા ત્રણથી ચાર ચા પાણી અને ચારથી સાડા છ સત્સંગ શનિવારનો અને રવિવારનો પણ આ જ પ્રમાણે છે પણ બપોરે ગરબાને બદલે પદગુંજન છે એટલો જ ફેરફાર છે બાકી આ પ્રમાણે રહેશે જય સચ્ચિદાનંદ जे ज्ञान लीधे हाथ ऊंचो करे के जन बाजू बहनो टोटल दस जन टोटल लागे चार बाजू पांच छोड़ यह लोग ज्ञान लीधे सुधीर भाई साहेब ने त्यार ऑफिश्मा पोची जाए त्या एक आप पुत्र आए थे एमने समझा जेल तीजा मड़े जे लोग सुधीर भाई साहेब ने ते ज्ञान लीधे यीजा मड़े पहुँचे त्यापुत्रोम समझा जल्दी કોમ્પ્યુટર જય સચિદાન તમારે સાંસ્કૃતિક અમે કેવા પુણ્ય સાડી અમે કેવા પુણ્ય સાળી ભગવાન ની ભૂમિકા આ में नीहड़ी भगवान ली भूमिका आज में नि अम केवा भग्य साड़ी अम केवा भग्य साड़ी પુરૂ સપાસની ચાવી બાળી જી પુરુ સપાસ મૂતિની ચાવી બાળી આદમ સ્વરૂપ sawu સ્વાદ શ્રુતિનો છે આ સ્વાદ શ્રુતિ ન છે આ સ્વાદ શ્રુતિ ન છે વાગા ચકાશો અજ્ઞાન માતાઓ એણે દીદી ઉડા અ્ઞાન માન્યતા એણે દીદી ઉડા અમ કે સાડી અમે કેવા પુણ્ય કા ભગવાની ભૂમિકા આગે મેળી ભગવાનની ભૂમિકા આગે કરારો લાવે છે બે કરારી જોશ્વના કરારો લાવે છે બે કરારી માસ ચેતન દાવા કરે કરી માન દાવા કરે કરારી દાવા કરે કરી जजपी माही जज कहे अमोन आत्मा रूपे जो जीत तारी। कहे छे તારી અમ કેબા ભાગ્ય સાળી અમ કેબા ભાગ્ય સાળી જ્ઞાન પુરૂષ પાસે મૂર્તિ ુ સોતી ચારી સ્વરૂ અંદ સ્વરૂપ લી સી ગ શુદાત્મની સમધિ અવગા સુ કસિયા શુદાત્મની સમધિ અવગા સૈયા આવગાડ સુખ સૈયા અમીરા પુરમ કામી અમીરા પુરમ કામી મોક્ષ સુની વ્યવહાર मोक्ष से जई सुनी से व्यवहार छिकाली अम केवा पुण्य साड़ी केवा पुण्य साड़ी के भगवान તે <tos> કામ ઓત વાત બની અદ વા અમ કેવળ જ્ઞાન પ્યાસી અમે કેવળ જ્ઞાન પ્યાસી दादानिक दे आब देशु अमेज गि दिक आब देशु अमेज गी अम के वा કેવા પૂર્ણ સાળી ભગવાની કા આ બે ભગવાની ભૂમિકા પુરૂ સપાસ મુક્તિની ચાવી બાળી ના પુરુષ પાસે મુક્તિની ચાવી બાળી ભગવાની ભૂમિકા आदे नी नी का आदे का प्रम दिवसे श्री सुधीर भाई साहेबना घरे जे लोग ज्ञान लीध तीजा मे अलग व्यवस्था करो पुत्र आई विगते आज्ञा समझा जे कोई परम दिवस ज्ञान लीधर त्रीजा मे पहुँची जाए दादा भगवंत न दादा भगवंतनी हेवी रामना दादा भगवंतनी हेवी नामना दादा भगवती हेवी राम रो डूब्या तरा वहा ये तो डूब्या तरा अंबा लाल ते आप बनो चांद लो अम्बाल से आ बनो चांद लो ए आखो मा अमृत प्रेम नी आखो मां अमृत प्रेम न एनी नित्य करा बेट लहा करे वहा इना चादी ते चंदानी चांदनी होना चनी ते चंदी चांदनी हो अंबा लाल तेरा चांदलो अम्बा लाल तेरा बनो चांदलो આત્મશુદ્ધાત્માની વાતમાં આત્મશુદ્ધાત્માની વાતમાં તો અવની મોક્ષ બતાવે તો અવની માતા આત્મશુદ્ધાત્માની વાત માં આત્મશુદ્ધાત માની વાત માં એ તો અવની માતાવે એ તો અવની મામોક્ષ બતાવે વ્યવહાર ને નિશની નામ માં વ્યવહાર ને નિશન माँ कने सुकानी अमने तरावे रे कुकमने तरा वे रे संसारी चता संसारी चता साधु सोहामणा संसारी साधु शो वाणी बरतन शास्त्र परमा वाणी बर्तन शास्त्र परमा वो अम्बा लाल ते आप चानंदो अम्बा लाल ते आप चांदलो दादा भगवंतनी देवी नामना दादा भगवंतनी नामना तूरू ब्यातरा वे वहा तोरु ब्या तरावे वहां हो अंबालाल के आ बनो ચંદ લો અંબા લાલ તેનો ચાંદ લો અંબા લાલ તે આ બનો ચાંદ લોણનો ચાંદ લો પ્રગટ બડ કે ગુરસો લાલો પ્રગટ વાડ લોે ગુરસો नो शुष्क ज्ञान छाया त्याय रे शुद्ध ज्ञान छाया त्याय रे प्रगट वर्स छो ज्ञान नो प्रगट वर्े गुरछसो ज्ञान नो शुस्त ज्ञान छाया त्याया शुद्ध ज्ञान जाया जा पाय रे एनी वहती सर्वाणी उप देश वहती सर्वाणी उप देश खोबे पिता न कोई दरा रे खोबे पिता न कोई दरा સૌના ઉદ્ધાર સોના ઉદ્ધાર જીવન ગયા સૌના ઉદ્ધાર જીવન ગયામણા સોના ઉદ્ધાર જીવન ગયાના ઉદાર જીવન ગયામ संगमेश्वर निर्माणी परमा संगमेश्वर निर्वाणी परमा हो अंबा लालते केे आवनो अंबा लाल के दादा भगवंत नी देवी नामना दादा भगवंत एवी नामना तू प्या तरा तू रू प्या तरा अंबा लाल के अपनों ચાંદલો ચાંદ આત્મ સુદાત માની વાત મા તો અવની માતાવે રે તો અવની व्यवहार नाव म्यवहार नाव मई ने सुकान तरा वेरे थे सुकानी अम ने तरवे रे संसारी छ સંસારી જતા સાધુ સોહામણા સંસારી જતા સાધુ સોહામણા વાણી વર્તન શાસ પરમા વાણી વર્તન શાસ્ત્ર પરમા હો અંબા લાલ તે ચંદલો દ ચંદલો એની અમૃત પ્રેમ નાની આતું મા અમૃત પ્રેમના ઇન્તિ કરાવ એની કરાવહ एना ज्ञानी ते चंदानी चांदनी होना ज्ञानी ते चंदी चांदनी हो अंबा लाल आवनो चांद लो अंबा लाल के आवनो चांद लो મગતા નિત્યારી મોગરા મગ મગતામ નિત્યારી મોગરા દુલવાડી ના મહા મહમ મગ મગમતા મન વનમારી મોરા મગ મન વનમાંિત્યા ગુરી મોગરા દુલવાડીના મહક બરા ભૂલવાડી ના મહ મહેક બરાઘ મગતા મન વન માઘ મગ્તા મન વન માઘ મગતા મન વન મા મગ મગતા મન વન સબર મોક્ષ સિતાર મોક્ષ દામી મુજરા મોક્ષ રામી મોજરા સબર મોક્ષ સિતારી સબર મોક્ષ સિતારી દામી મુજરા મોક્ષ દામી મોજરા પરમા પરમાર્થ સદ સંઘે ઉ દરા નાચી ઉઠ્યા આબદરા આબદરા આબદરા સીધા સરળ હિસાબિયા હવા લાના ઉદરા સીધા સરળ હિસાબિયા હવા લાના ઉદરા જા્ર જોઈ માડ્યા સરૈયા રોકડા નિયમ જાગ્ર જોઈ માડ્યા સરવૈયા રોકડા મગ મગતા મન મન માં મગ મગતા મન વન માં નિ્યા મોગરા નિદ્યા મોગરા भुलबारी नाम दादाई फुलबारी नाम महापद्म मै कबरा महा पद्म मय कबराध मग मगता मन मन मा मग मगता मन मनमा सुतऊ मग मन मन पयोग रकम निशेष निर्जरा सुतऊ पय शेष निर् जरा सुतऊपयोग रगम निशनी जरा सुदौपयोग रगम नि शेष जरा गी मीत प्रीत करा देश सत बरा તમીત પ્રીત કરા દેશ નામે સુતભરા સતભરા સતભરા જ્ઞાન દર્શનાદિ તપ ચારિત્ર મનહરા જ્ઞાન દર્શનાદિ તપ ચારિત્ર મનહરા मोक्ष पायाचा धर्म संग मेश्वरा स्वरा पूरा मोक्ष पायाचा धर्म संग में ज्ञान दर्श नदि तप चारित्र मनहरा ज्ञान दर्शनादि तप चारित्र मनहरा મોક્ષ પાયા જા ધર્મ સંગમેશ્વરા પૂર્ણ મોક્ષ પાયા જા ધર્મ સંગમેશ્વરા મગ મગતા મન નિત્યાંકુરી મોગરા મન વનમાં નિ મોગરા દા ભુલવાિના મહાપ મે બરા દાદાઈ ભુલવાઈના મહાપદરા મગ મગતા મન વન માગમગતા મન વન માન નિકટવ્યા दा आत्मान निकटवार सुंदर करा आत्मान निकटवर्ती व्यवहार सुरा आत्मान निकटवार व्यवहार सुंदर करामल जो चोर खुतायु स्वरूप जड़ जरा मायलू जो चौक उतु स्वस्वरूप जड़ हरा मायलू जो चौकतू स्वस्वरूप जड़ हरा मायलू जो चौकतु स्वस्वरूप जड़ हरा जड़ हरा जड़ा लोग आखो चलो चल ચૌદીશ આત્મ પર ચૌદીશ આત્મા પર સર્વાત્માગવા અભેદ દૃષ્ટિ કર સર્વાત્માગવાન આ અભેદ દૃષ્ટિ કરતા મન મન માત્યાકુરી હો ભગમગતા મન વન માત્યાંગુરી મોગરા ભગમગતા મન વન માત્યાંુરી મોગરા ભગમગતા મન વન માત્યાંગુરી મોગરા ભુલવાડી ના મહાપરા ભૂલવાડી ના जय सचिदानी हाँ गई परमदीसे सुधीर भाई साहब ने त्या हाउस में जो ज्ञानविधि बैठा था परम दिवसे ज्ञानविधि में जै बैठा था एमटे अत्यारे सत्संग उपर आप ऑफिस अक्रम विज्ञानी ऑफिश में सत्संग आप पुत्र जोड़े चालू है प्लीज अँ परमदिवसे ज्ञानविधि में बैठेला जल्दी थीर तीजे मड़े अक्रम विज्ञानी ऑफिश में मा, एम पांच आज्ञा संबंधी सत्संग चा ते जसो अर्धो पौों कलाक माटे आने फरी सत्संग खास एक दादाजी आज्ञा किए त्या सुधी थोड़ा सत्संग करजो दौ धी सा गरबा है नवरात्रि गरबा छम तो अपने बारह मस गरबाज कर एम अपने करव करू अनुमोदू त्रणेव वस्तु हो गरबावाड़ा थाके नहीं त्यादी गा थकता नहीं आश्चर्य है ए त्र गरबा है ये पहला थोड़ोंक सत्संग दादाजी आए तरह पाच पद और सत्संग नवरात्रि गरबा है गरबा जूमीए छ गाई छे, छे। तेम छता आ दादा ज्ञान थी कोकू कि आप अंदर आपने गरबा करी दे छे। अंदर थे पीछी बार गरबा करने की इच्छा थाय दादा ज्ञान एवं मूँ कि अंबेमा की कृपा अंबेमा आशीर्वाद आप अहरनिश सदाए वरसता रहे कारण के आखू जगत आप बदाज आ ज्ञान लीध ए अपनी दृष्टि जुदी पड़ी बाकी प्रकृति की जीववाने टेवाएला प्रकृति मस्त रहे तो मस्ती में रहू प्रकृति ने बढ़तरा थाय तो आप तरत बढ़तरा में आ जाऊ कार के जन्मों प्रकृति सुख तरू सुख प्रकृति की अनुकूलता मरी अनुकूलता प्रकृति नचाव्या करव अंबेमाए यू के आत्मा प्राप्त थे पीछी जो तू अरा गरबा गईश तो आमें तारी अंदर प्रगट करसुत्मा प्राप्त त्या वगर प्रकृति नचाव्या गरबा गाईस तो ते मस्ती चढ़े दादा भगवान एमन नाम अंबालाल मुरजीभा पटेल दादा भगवान कहता कि अमे आखी जिंदगी अंबेमा एकप कायदा एकप नि तोड़ो नहीं एटलेज अम अंबे माँ एक, एक लाल छे एटले कविराज थी लखाई गयु अंबे माता लाला ने बाधू राखड़ी रेल लोल रक्षण करजो वीरा सौंपूं कर्मज घी लोल कारण एटली बड़ी आ शुद्धात्मा प्राप्त थे पशी कर्मनी घास आ प्रकृति में आपों बदा ना पुरुषार्थ आज है प्रकृति तपे तो तपवा देवी प्रकृति ठरे तो जया कर आजे कोई लॉटरी लागी कारण के प्रकृति ठरेली हो तर आपने बहु आनंद रहे कारण के एसी हॉल होत्संग सांभवा प्रकृति પાછી બગાડવાની એટલે થોડોક યોગેશ આનંદજી થોડોક સત્સંગ સાહેબ દસ પંદર મિનિટ વાંધો નથી ને સાહેબ દોઢ થી સાડા ત્રણ છે જ આપણે આપતપુત્ર હા આપ્તપુત્ર દીપક આનંદજી કારણ કે દાદાજીની જોડે હોય દાદાજીનો સત્સંગ સાંભળે દાદાજીની સેવામાં હોય એમને ઓછું નીકળવાનું થાય અને નીકળવાનું થાય ત્યારે સીધા અમેરિકા જતા રહે કારણ કે અહીંયાનું વાતાવરણ પાછું ગરમીમાં અનુકૂળ નથી આવતું અમુક લોકોને ઘણા બધા છે આમાં એવું એવું નહીં એમના એકલાનું અમને જવા નથી મળતું એટલે થોડુંક આ રીતે અમે સમાધાન લઈએ છીએ બાકી એકના એક જ છીએ મજા આવે છે ને અમારી આપતો પુત્રોની વાતો સાંભળીને આમાં કઈ ફરક નથી અમારામાં તમારામાં કઈ ફરક નથી ખાલી સંસારના રોલ જુદા છે બાકી માલ તો એકનો એક જ છે दीपक न वार जी ने हूँ विनती करूर दादाजी दौड़ी सा हम दीपक ना हूँ एमने बोलो अरे बाबा हूँ कहु छू दौ सा त्रन मा कू અનુભવ oh, no. પેલે આ તો નિમેશભાઈ જઈ જઈને થાકી ગયા એટલે હવે નથી જતા થાકી ગયા કે ભાઈ હવે મારે ત્યાં નહી જવું એક વસ્તુ છે અહીંયા જેટલો કરફ્યુ હોય છે ને સત્સંગનો એટલું જ ત્યાં પૂર હોય છે સત્સંગનું વસંતભાઈ સાહેબને ખબર છે અને જે લોકો ત્યાં ગયા છે બિહારી આનંદજી છે જેમેશ આનંદજી છે નવીન આનંદજી છે બધા જેટલા લોકો ત્યાં ગયા છે એ લોકોને ખબર છે કે સાંજે સત્સંગ કર્યો નથી કે બીજે દિવસે જવાની તૈયારી કરવાની હોય પછી એ બે વાગે ત્રણ વાગે ઉઠવું પડે કારણ કે સવારે ફ્લાઇટ વહેલી તકે પકડવાની હોય જેથી કરી કે યોગ્ય સમયે આપણે જ્યાં જવાનું હોય ત્યાં પહોંચી જઈએ એટલે નિમેશાનંદજીને પેલું રોજ રોજ ફરવું ફાવતું નથી અહીંયા તો ફર્યા કરતા હોય છે પણ ત્યાંનું ફરવાનું નથી ફાવતું કારણ કે જવાનું હોય એક કલાક એનો ટોટલ ટાઈમ લાગે ચાર કલાક એટલે એવું છે છતાં સત્સંગનો અને ખાસ કરીને પોતાની જોડેના સ્વાધ્યાયનો એટલો બધો સરસ સ્કોપ મળે કારણ કે બીજું કંઈ ધ્યાન આપવાનું જ નહીં ટિકિટો ગોઠવાઈ ગયેલી હોય તમને લેનારા આવેલા હોય મૂકનારા આવેલા હોય તમારે બસ તમારું જોયા કરવાનું બહુ સરસ સ્કોપ મળે બહુ સરસ સ્કોપ મળે અને મેં તો જોયું છે કે દર વખતે જ્યારે જ્યારે ત્યાં ત્યાંથી આવવાનું થાય છે ને એટલે હું નવો થઈ ગયો હોય ને એવું લાગે છે તમને કેવું લાગતું હશે તમે જાણો પણ ખરેખર એ એક જુદો જ અનુભવ છે અને ખાસ કરીને દાદા ભગવાને કીધેલું કે આ અમેરિકાના લોકો છોકરાઓ બધા મહાત્માઓ એટલા બધા સીધા સરળ છે ભલે આમ અહીંયા આવે એટલે પાછા એવા જ દેખાતા હોય તમને પણ ત્યાં તો એટલા બધા સીધા સરળ હોય પૂછો કરો એ લોકોની પાસે સાહજિકતા શીખવા મળે અહીંના લોકોએ હજી એટલા મારે પણ સહજીકતા શીખવાની છે એટલે એ મોકો બહુ સરસ મળે છે બહુ સરસ મળે એટલે એવું છે ક્યાંથી શરૂ કરીએ હા પ્લીઝ હમણાં નિમેશભાઈએ એવું કહ્યું કે અંબાલાલ દાદાએ એવું કહ્યું કે અમે અંબેમાંના કાયદા કોઈક પણ કાયદો તોડ્યો નથી એટલે મારે નિમેશભાઈને પૂછવું હતું પણ એ છટકીને ક્યાંક જતા રહ્યા પહેલી વાત તો એ છે કે દરેક જણ બહુ ઓનેસ્ટલી કેન્ડિટલી એટલે સિન્સિયરલી બધા ઇંગ્લિશ જ વર્ડ આવે છે ગુજરાતી ના ના એ બરાબર છે એટલે થોડુંક સીધું બીજા ગામડાના લોકો હોય છે ને અહીંયા પોતાનું જીવન જુએ ને પચીસ વરસ પચાસ વરસ સિત્તેર વરસ એંસી વરસ નેવું વરસ હોય તોય તો ચારિત્રની સંબંધમાં પોતાને માથું ઝુકાવવું જ પડે વન વે ઓર ધી અધર એવું લાગે છે એ દરેક જણે જોઈ લેવાનું હોય મને યાદ છે શરૂ શરૂમાં જ્યારે હું સત્સંગમાં આવ્યો હતો ને એક ગુરુ પ્રસંગમાં જવાનું થયું ને એક એંસી વરસના ગયડા દાદા આવ્યા અને દાદા ભગવાન પાસે આવીને પોક મૂકીને રડ્યા કહે છે કે દાદાજી જવાનો ટાઈમ થઈ ગયો છે પણ હજી વિષય છૂટના વિષય છૂટતો નહીં હજી શુદ્ધાત્માનો અનુભવ થતો નથી એમ કે એનું શું કારણ ત્યારે દાદા ભગવાને આના કરતાં મોટી સભા હતી નહીં નહીં તો પાંચ ગણી હશે અને એમને કીધું કે હજી તમને વિષય તરફની રૂચિ ગઈ નથી એંસી વર્ષે વિષય તરફની રૂચિ ગઈ નથી એટલે દાદા ભગવાન કરુદાદાજીએ પણ આના માટે બહુ સ્પષ્ટતા કરી છે કે માતાજી જે છે તે આપણા માટે ચારિત્રના માટે બહુ ઉત્તમ સહાયક દેવી છે અને જેમને આ બાબત પાકી કરવી હોય એમણે એમની પાસે ખૂબ શક્તિ માગવી ખૂબ શક્તિ માગવી અને દાદાજીએ દાદા ભગવાને એમના માટે કહેતા કીધું કે ખબર નહીં મેં કોકના મુખે સાંભળ્યું કે દાદા ભગવાન પોળમાં એન્ટર થતા હતા ને તો જાણે ધરતી ધ્રુજતી હોય ને એવું થતું પોળમાં જેમ પ્રવેશ કરે એમના ચારિત્રનો પ્રભાવ હતો એમના ચારિત્રનો પ્રભાવ હતો અને અમને લોકોને એમ કીધું હતું કે તમારે જો શુદ્ધાત્માનો અનુભવ કરવો હોય તો તમારે આ બાબત પાકી કરવાની એટલે અમે જંપલાવી દીધું બીજું કશું નહીં જોતા ભાવ હતો ઘરેથી આશીર્વાદ મળ્યા અને આવી ગયા અને અહીંયા લગી યાત્રા બહુ સુખદ રહી છે અને સંઘ છે મહાત્મા છે જે અમારું સતત કાઉન્ટર વેટ તરીકે કામ કર્યા જ કરે છે એ તમને કદાચ નહીં ખબર હોય પણ અમને બાકી ખબર છે કે મહાત્માઓ આપતો પુત્રનું પરફેક્ટ કાઉન્ટરવેટ છે એ નહીં બોલતાં પણ ઘણું બધું બોલી જતા હોય છે એટલે એ એમની મૌન ભાષા અમારે સમજવાની જરૂર છે ને ઘણી બધી સમજાઈ જાય છે અને એના ઉપર એમ કીધું કે આપતો પુત્ર એટલે જે ક્યારે પોતાની જાતને છેતરે નહીં વિશ્વાસ કરવા યોગ્ય એટલે એવા પ્રમાણથી અમારે રહેવાનું છે અને એક વખત કનુ દાદાજીના બહુ સ્પષ્ટ વચન નીકળેલા છે કે આ બધા જે બેઠા છે તે કોણ છે તો કીધું સંસારી આપતો પુત્રને આપતો પુત્રીઓ છે સાહેબ તમને જ કીધેલું ખ્યાલ છે મેં તો ત્યાં અમેરિકામાં સત્સંગમાં સાંભળ્યું હતું એની વે એમ કરીને કીધું હતું કે શા માટે તો કે ભલે આજે વ્યવહારમાં છે ઘરમાં છે પણ ભાવ આનો છે પવિત્રતાનો છે એટલે હિસાબ અને એના સંભાવે નિકાલમાં પડેલા છે પણ દિલમાં આ ભાવ છે એટલે આના પરથી આપણને ખબર પડે કે જે વિજ્ઞાન આપણને મળ્યું છે તે આપણને કેવા વિશ્વાસપાત્ર બનાવે છે કે જે આપણે પોતાની જાતને પણ ના છેતરીએ જે પોતાની જાતને ના છેતરે તે બીજાને તો છેતરવાનો પ્રશ્ન જ આવે નહીં ક્યારેય પણ એટલે એ માટે શક્તિ માગવા માટે માતાજીની ભક્તિ બહુ ઉત્તમ છે બહુ ઉત્તમ છે અને એમાં જીવતો દાખલો આપણા પાસે હોય એ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષનો છે કે એ પવિત્રતાનો દાખલો આપણને એટલું બધું બળ આપે કે જેમ એમ કહે ને કે દાદા ભગવાને કીધું અને આજે તો દાદાજી એટલે જ્ઞાની પુરુષે કીધું આડી દીવાલ આવીને ઊભી રહી જાય આડી દિવાલ એક બાજુ દોષ છે ને તમારી સામે એ દીવાલ આખી આવીને ઊભું રહી જાય એટલું બધું વચન બળ જબરજસ્ત છે એમાં ખાલી જો વસ્તુ કામ કરતી હોય તમારો નિશ્ચય અને તમારી સમર્પણતા આ બે વસ્તુના ગુણાકારની સામે એવો કોઈ હિસાબ નથી જે તમને પાડી શકે બિલકુલ નહીં છતાં એનો કોઈ રીતે ગર્વ કરાય નહીં છેક લગી ચેતતા રહેવાનું છેક લગી દાદાએ કીધું અમે છેક લગી આજ્ઞાધીન એટલે એક જગ્યાએ એવો પ્રશ્ન આવેલો કે આપણે ક્યાં સુધી અધીન રહેવું તો ખરેખર જોવા જાય તો આ અધીનતા તો આપણને મુક્તતાનો સ્વાદ આપે છે સતત પ્રતિક્ષણ તો એ અધીનતા તો કોણ છોડે અને એ અધીનતા કહેવામાં આવે છે પણ એ તો આપણો સ્વભાવ છે ખરેખર એ આપણો સ્વભાવ નથી પાંચ આજ્ઞા દાદાજીનો સ્વભાવ થઈ ગયો છે બધા જોડે એકતાથી રહી શકે છે રહે છે અને આપણે એ પુરુષાર્થમાં આવેલા છે કે ભલે એક વખત મગજ થોડું એવું થઈ જાય તો આપણે ફરી વળીએ છીએ પણ પછી ફરી વળ્યા પછી જ્યારે શાંત થાય ને ત્યારે અંદરથી એ પ્રજ્ઞાશક્તિભૂમ પાડીને જ ઊભી રહીશ ભૂલ થઈ નથી બધાને અનુભવ સવાલ જ નથી કારણ કે આ જ્ઞાન જ છે કે આપણે ઊંઘવા દે નહીં ઊંઘી ગયા હોય ને તો ઉઠ્યા પછી એમ થાય કે બહુ ટાઈમ પકડ્યો આ જીવન કંઈ સુવા માટે નથી એટલે આખરે આપણી ઊંઘ પણ એવી થઈ જાય આપણા ખોરાક પણ એવો થઈ જાય અને એ જ જાગૃતિનો રસ્તો છે આપણને પ્રમાણથી કીધું દાદાજીએ કે ધર્મની શરૂઆત આહારના વિવેકથી થાય અને ધર્મની પૂર્ણાહુતિ આહારના પૂર્ણ સંયમથી થાય એટલે જે અંદર ખૂટતું હોય એટલું જ અંદર પહેલાં કે પણ વ્યવસ્થિતમાં આવ્યું તો મારે શું કરવું લોકોનો ભાવ પૂરો કરવાનો નહીં પણ લોકોનો ભાવ એવો તો પૂરો ક્યારેય કરે નહીં દાદા તો આટલા જાગ્રત કોઈનો ભાવ તોડવા કે તૂટ્યો નહીં ને બિલકુલ તોડવા દીધો નથી તૂટવા દીધો નથી અને છતાં બધાને સમાધાન થયું છતાં એમણે કોઈ પોતાનું નુકસાન કર્યું નથી એટલે ક્યારેય પણ પોતાનું નુકસાન થાય નહીં એટલે માતાજીની ભક્તિ બહુ ઉત્તમ છે આ જેટલા પ્રકૃતિના દોષ આપણને લાગે છે ને નવ કલમોનો ભાગ જે આપણે કહીએ પ્રકૃતિનો દોષ છે એ બધા દોષ માટે ઉત્તમ નિવારણ એ માતાજીની ભક્તિ છે માતાજીની ભક્તિ એટલે આપણી પ્રકૃતિ બધી સરસ રીતે સહજ થઈ જાય જય સચિદારાણભા બહુ સરસ રીતે એટલે જેમને આ જ્ઞાન નથી અને એ લોકો પણ જે માતાજીની સિન્સેલી ભક્તિ કરે છે ને એમનામાં કંઈક જુદું ચોક્કસ જોવા મળશે એમનામાં કોઈ જુદું ચોક્કસ જોવા મળશે એટલે આપણી જેટલી પ્રકૃતિની ખામી છે તે બધી એ બધા ખાણા આ માતાજીના ભક્તિમાં આવી જાય છે એટલે દાદા ભગવાનની હાજરીમાં ગરબા ગાયા હતા એટલા બધા મુક્તતાથી ગાયેલા છે હવે એવો મૂળ જ નથી આવતો બાકી બધા આપતો પુત્રો દાદાની હાજરીમાં એ ગરબા ગાયેલા છે હમણાં બીજા ગાય છે ને ગવડાવે છે એ વાત જુદી છે એવી વાત ખ્યાલ આવ્યો મીનાલબેદ એવી રીતે પ્રગતિની સરળતા કીધું આજ લગીનો તમારો જીવન વ્યવહાર જુઓ ચાલીસ પચાસ સિત્તેર એસી નેવું કે ક્યાં તમે ચારિત્રીમાં ચારિત્ર સંબંધી સીધા સરળ રહેલા છે એના પતિ ઘણા બધા જવાબ મળે આ કઈ દાદા ભગવાન દા ભગવાના હસીમ જય જયકાર દા ભગવાન ના હસિંહ જય જયકાર દા ભગવાના હસીમ જય જય કાર ભગવાન ના હસિંહ જય જયકાર દા ભગવાના અસિ જય જય કાર અસિમ જય જય કાર દા ભગવાના અસિમ જય જયકાર દા ભગવાન અસિમ જય જયકાર દ ભગવા અસિમ જય જયકાર દા ભગવાન અસિમ જય જયકાર ગવાના અસિંજ જય કાર જય સચિદાનંદ આ યુથ ના ફોટા નું અનાવરણ દાદા કરે છે દાદાજી નું સ્વાગત નું દાદાજી એમાં આશીર્વાદ આપવાના છે છે અમે ના બાર દા લે જો સંભારમે ના બાર દા લેજો રે સંભાર હેવોર સાવ પ્યાર જાણ અમૃતની ધાર હે વો પ્યાર જાણે गान डगला धीमा तो बरवाना डगला धीमा तो ये पाचा नहीं पड़वाना तोए पाचा नहीं पड़वाना हमने पार का नाम मानो मानो पोता ना हमने पार का न मानो માનો પોતાના તારા દર્શનના દીવાનાથ તારી મસ્તી માં મસ્તાના અમને પાર કાના માનો માનો પોતાનામ હનુમાન પોતા બલ ફાટે તર કે બલ ફૂટે ગગન નાઠ જરા તારી લાગીરે લગન નાઠ ગુજરા તારી લાગી લગલાજી મારવા ના કોઈ પાછા નહી પડવાના તું પાછા નહીં પડવાનામને પાર પારકાના માનો માનો પૂતા પાર ખાના ના તારા દર્શન ના દીવાનાથ ના દીવાના તારી મસ્તી મા મસ્તાનાથ અમને પાર કાના માનો માનો પોતાના અમને પાર કાના માનો ખાન પોતાના અમને પાર કા ના માનો મનો હો ત દા ભ ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવ ના સિંહ જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જય કાર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 सिम जय जयकार हो दा सिम जय जयकार हो दा दादा भगवान दा सिम जय जयकार हो दा दा सिम जय जयकार हो दा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 દા ભગવા ના શિને જયકાર રા જય રા ભગવાન નાશિને જયકાર જય પ્રભુ સ્વાગ એટલે આ એમના અંદરના પ્રભુને કે છે એ પ્રભુ તમે સદાય મારી જોડે રહેજો ક્યા અમદાવાદના સમસ્ત સંઘે મને એમની સેવાનો અવસર આપ્યો છે એવું છે સંઘપતિ તો માણસ છો બધાના હેડ તમારું હેડ બધાને સમર્પિત છે યુથ તરફથી દાદાજી નું સ્વાગત અમદાવાદ યુથ ના લેડીઝ માં ત્રણ જણા આવી સ્વાગત વૈશાલી બેન સુરભી બેન સ્વાતી બેન આઈ જાઓ ત્રણ બાલિકાઓ લખ્યું છે જગત તો ડરનું છે બધું બહુ પણ તમે ડરવાના હે પડવાનું છે થોડું અંદર થી એવું તૈયાર થાવ સમજાય ને એટલે પછી લોકોને સેવામાં દિલ થી સેવા થાય કેવી શરીર જેટલું કરશે યુથ ને બહુ આગળ લાવવાનંદ નંદ છ આનંદ સે પરવાન સ્વગુણ રૂપાચિતલ હે જય સચિદાન સ્વગુણ રૂપાચિતલ હે જય સચિદાન મે આરાકી તું તધ ચપલ આપીએ છીએ ઘેર બનાવ્યો છે ચોકલેટ ખાજો ચોકલેટ ખાઈ ને નિરાધ પણ કલ્યાણ નું કામ રાખજો અમદાવાદ ના સંપતિ છો એટલે સકલ સંપતિએ એમને અનુજ્ઞા એમની લીધી અમે કે અમદાવાદ તો એ સંભાળે છે એટલે અમારે એ વડીલ કહેવાય બરાબર ને હા ભાઈ આખું અમદાવાદ સંભાળજો હા બરાબર ને હા ચાલો જઈશ એવું છે લઈશું લઈશું જા લઈશું જરૂર લઈશું હ ચાલ આજે જગત કલ્યાણનું આજે નિમિત્ત બન્યું ઉત્કૃષ્ટ અને જેમ દાદાજી આવે છે ત્યારે આખું યુથ એક્ટિવ થઈ જાય છે એવી રીતે દરેક પ્રસંગમાં દરેક સત્સંગમાં એક્ટિવ થઈ જાય गु आशीर्वाद रविवार सत्संग जनरल होती ચોક્કસ સમજો કે નઈ અને એ પ્રમાણે સરસ ખુબ સ્વાધ્યાય કરો ભેગા થઈ થઈને બરાબર પોતાના ટાઈમમાં બાકી બધું સ્વાધ્યાય લોક સેવા માટે સંઘ તો છે ને એજ દાદા ની છત્ર મહાત્માઓ વડીલો વડીલ સાહેબો આપણે આ પ્રમીલાબેન પ્રમીલાબેન જે શાહ સાહેબના ખાસ આપણા વાલા એમના તરફથી એમને ભાવ થયો કે પ્રમીલાબેન ગોવિંદલાલ શાહ મહાત્મા તરફથી જ્ઞાનદાન માટે એમને એક લુખ એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે જ્ઞાનદાન દીપ વ્યવહારમાં બધા દાનના પ્રકારોમાં જ્ઞાન દાન એ છેલ્લામાં છેલ્લો પ્રકાર છે બહુ સુંદર છે એ પ્રકારે અને વ્યવહારમાં સમાજમાં વિદ્યાદાન કે છે આપણે વિદ્યાદાન અને પછી ઔષધને બીજું બધું આયા કરે છે તો મુખ્ય તો અમે આપને ભાઈ સાહેબ આપના પવિત્ર્યથી આપો જય સચિદાન જય સચિદાન આપડા પણ કવિરાજ એવું સુંદર પદ નું આયોજન કર્યું છે એમાં કે એમાં બધું જ આવી ગયું છે આપડે શરીર ના પડીએ સમય જોડી श्वास तो बो जाए सतत हो न सवाल ना थी। जरूर ना थी? ए ए स्पेशल जरूर ना थी। ना थी जरूर भाई चाला, थी। चाला थी। હવે છબ છબિયા નથી તરવાના હવે છબિયા નથી તરવાના નથી તરફ કઈ કરવાના નથી તરફ કઈ કરવાના સમય ને સરવા જો સમયને સરવાદ્યો ક્ષણે ક્ષણ જીવવા દો ક્ષણે ક્ષણ જીવવા જો સમયને સરવા દો ય ને સરવા દો ક્ષણે ચણ જીવવા દો ક્ષણે ચરણ જીવવા દો હવે અગમ બગડમ ડૂબવાના હવે અગરમ બગડમ બધી ઉલ્લટ સુલ્ટ ભૂલવા બદી ઉલ્લટ સુલ્ટ ભૂલવા સ્રવન સિજવા પરેશવા દો પરે પડ ઉગવા દો પરે પડ ઉગવા સમયને સરવા क्षण जीववाद्यो जो क्षण क्षण जीववा जो छिकया मीणनो इक टुकड़ो काया मीणनो एक टुकड़ो छलता इंधन बेस्वासो जलता ईंदन स्वासो छया मिनलो एक टुक करो छया मिनलो एक टुकरो रे जलता इन्दन दे स्वासों ने जलताईंधन बे स्वासो તપણા તપવા દ તપણા તપવાજો સ્વપન્ ગવાજ સ્વપન ગરવાજો સ્વરૂપને સિજવા ઉગવાજો દો પરવા ઉગવાજો મમદે હતીરાડી મટ તું છે મમદે હતીરાડી ટકો છે હમ ગળ તુંચે કરું છે હમકારળ કરું છે ભરમ મરવા દો ભરમને મરવા દો ખરવાજો ને ખરવાજો ત્રી તપણા તપવા દો ત્રી તપણા તપવા સ્વપ્ન ઓ ઓ ઘરવાજો જ્યાં શાંતિ નથી પ્યા મનથી સા જગથી પાર છે જગબંધી મહિલે શાકિત છે જગબંદી સૂરજને ધડવા જો ને સૂરજને ગણવા સ્વચંદ્રિતવાજો ऋत गलीमत घट से गट वद जारे पूद गलली कीमत घट से घटमू की तलपवद से घटमु तलपवद से रुद गलनी किमत घट से यार बुद गलनी किमत घट से घटमू जलपद से गटमू तलपव से होने तलप दियो ओठ ने शिवरा दियो दिचकू कुलवा दियो ओठ ने शिवरा दियो ओठ ने વા સમયને સરવા સમયને સરવાણ શણ જીવવા દો ભૂદિન કાલી બુધ નિશ્ચય પ્ર્ઞાતિ શુદી નો ચ્રજ્ઞાતિ શુધિનો થના પુગવા દો અ્થના ચુગવા દો રજયને રુજવા દો રજયને રુજવા સ્વરૂપને સિજવા દો ઉગવા દે પર ઉગવા દો બળે પર ઉગવા દો સમય સરવા દો એટલે કે આપણા હોઠ ને સોઈ દોરી લઈને બધાને સીવી લેજો પણ દાદા ભગવાને કહ્યું છે કે પેલો સોઈ દોરો વાપરીએ છીએ એવો નહીં એવો નહી પરંતુ શબ્દથી જ પર છું શબ્દ છે જ નહીં મારામાં સ્પંદન જ નથી મારું મારું સ્પંદન તો શુદ્ધ છે એટલે હું તને સીવનારદો કે છે એટલે જ્યાં સુધી કોઈ પે મીન તારે હા દાદા તો જીભ હલવા દેજો કોઈ હલાવે નહીં ત્યાં સુધી જીભ ના હાલે તે ઉત્તમ છે અને જીભનો ગુણ છે કે હલાવે તો એને હાલવું જ પડે ના હાલે તો બધા ખબર પડી જાય છે કેરા શું થાય છે પરિણામો સમજાયું અને એને હલ પ્રકાર તો બહુ મોટા છે ભારે ભારે છે પણ આ વાત એક પકડી રાખવા જેવી છે લુલી હરવરથી કહી છે ને એટલે એને શાંત રહેવું હોય તોય રહે નહીં રહે જ નહીં એટલે સ્વાધ્યાયમાં આપણે એનો એ સ્વાધ્યાય સ્વરૂપે આપણે કંઈ મૌન રહેવાની જરૂર નથી પરંતુ એમાં ઓછામાં ઓછો વાણીનો વ્યવહાર થાય તે ઉત્તમ આ ગયો વસમો છે ઓછામાં ઓછો ગમે ત્યાં હોય ઘરમાં ગમે ત્યાં આવીએ અને ઘરમાં તો ખાસ રાખવો પડે આ મોટી વાત છે અને ઘરમન ઝરમન ઝીકણામાં હોય તે વગર હલા આપણે હાલી જઈએ એના આગળ તો ખાસ મીન્દ્રબેન્દ્ર આવું સમજવાનું છે એટલે કહે છે કે હોટને સીવણા દો અને દિચખ્ખું ખોલવા દો અને એ હોટને સીવણા દીધા વગર દિચું ખોલેવા નથી દિચખ્ખું એટલે ચર્મચક્ષુ છે તે અને આપણો શુદ્ધાત્માની દ્રષ્ટિ છે તે ચર્મચક્ષુની દ્રષ્ટિ અને શુદ્ધાત્માની દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ સમજાયું હવે બે આંખો છે તો એ કે છે એક જ કહ્યું પાછું એક જ કહ્યું તો બે આંખોથી બે તો કોઈને દેખાયું નથી આપણને હમ કોઈ દળ ના દેખાય બે આંખોથી બે બધી દેખાય ના એક જ દેખાય છે એટલે એટલે આ બે આંખોના ગુણો પણ એમાં સમજવાનું છે જ્યાં જ્યાં નજર પડે ને જે બે આંખોથી દેખાય એમાં પણ બધામાં જ એક જ જુએ એટલે એકત્વ જે સર્વત્ર અને બધા જ વ્યવહારોમાં એકત્વનો અનુભવ કરે છે એવું શાસ્ત્રના પ્રમાણો છે એકત્વ હવે ઉત્તમ બાર ભાવનાઓમાંની એકત્વની ભાવના થઈ આ મોટા ચક્રવર્તી રાજાને રાખવું પડ્યું હતું એટલે તો છેવટે ભરત નાટ્યમ કરવું પડ્યું એમને કયું નાટ્યમ ભરત નહીં આવે ભરત ભરત કરે ભરત નાટ્યમ એ પહેલાં પેલું નાટ્ય નાટ્યમ થયું હતું સમજાયું બઉ ઊંચો પ્રકાર હતો એને એક જવા માટે ગયા જોઈ તો બહુ ચડી હતી પણ શું થાય એટલે હુંટને શિવના દ્વિચક્ષીને ખીલવા દો વ્યવહાર નિકાલી બુદ્ધિનો નિશ્ચય પ્રજ્ઞાંગી શુદ્ધિનો એટલે બુદ્ધિબહેન આપણી છે તે આપણા અહિતનું કામ ના કરાવવાય આપણી પાસે એ જોવાનું રહ્યું આપણે એ તો ખરું કે નહીં હવે એ કંઈ એની પોતાની સત્તાથી આવી નથી આપણી પાસે આપણે એને બોલાવી રહ્યા ઘર આપ્યું કશું દીધું નહીં ભાડું ભાડું લેવાનું રહેવા દીધી હમ તો પણ આપણને કેટલું આપણને જાત જાતનું આમ તેમ આમ તેમ કરાવે થાય તો ખરું બધું જોકે મહાત્માઓ બહુ પુણ્ય સારી છે આજે એટલા બધા ચીકડા નથી થતા નિકાલ તો આવી જાય હિસાબ થઈ જાય છે છતાંય આપણે સંભાળવું પડે છે બધું હમ બિલકુલ ચાલો હવે આપણે સત્સંગ લઈશું કે સાહેબ તો તમે મિનલબેન પૂછો છો કે પ્રમાદ અને ઉદય વચ્ચેનો ફરક સમજાવશો પ્રમાદ અને ઉદય વચ્ચેનો તો તમે જ કહો મને તમે શું સમજવા માંગો છો પ્રમાદ કોને સમજ્યા છો અને ઉદય કોને સમજ્યા છો ચાલો વાત કરો જલ્દી દાદાજી કોઈ એક સંજોગ મિનાલ ની અંદર પ્રમાદ એટલે જ્યાં જે એક્ટિવિટી હોવી જોઈએ ના કરીએક્ટિવનેસ એટલે દેખાય તમારી આંખે દ્રશ્ય કયા છે બધા જે વધારે આવતા હોય તે સમજે આ કાકા દેખાય છે શું દેખાય તને બોલ ને જલ્દી ભાજ કરશે શુદ્ધાત્મા ભગવાન અને મારા કાકા બંને દેખાયલા જો પ્રમાદ એટલે તો બહુ મોટો અર્થ છે એનો ઘણો મોટો અર્થ છે ભગવાન ભાષામાં સમજવે આજે આપડે સમજાય નહીં કોઈને પ્રમાદ એટલે આપણે મહાત્મા છતાં બેભાનપણું એટલે શું કે ભાનમાં ભાનમાં એવું રહ્યા કરે હજુ અંદર બધું ચાલ્યા કરે ખબર ના પડે કે આપણી પાસે આપણે આજ્ઞાધર્મ મુકાઈ ગયા છીએ સમજાયું એવું એટલે એ તો બહુ આકરી કસોટી છે નહી છું એટલેશન અમુક ટાઈમે અનુભવાતું નથી એટલે તો પ્રમાત્મા નીકળી શકશો ઓકે રાધેશ આપડો હિસાબ ના રાખીએ તો કોણ રાખશે અને આપડે આશા રાખીએ બીજા મારો હિસાબ રાખે એવું ના દાદાજી તો પછી આપણે પૈસાની વાત જુદી એક વ્યવહાર નો નિયમ છે બધું એ તો ગમે ફાધર સન ને હોય ને બહેનો ભાઈઓ બધા ગમે તે નજીક હોય તો શું થઈ ગયું પ્રમીરાબેન ખરું કે નહીં ધર્મ માં જોખવું આવે આજ્ઞા ધર્મ એ શું છે કે પ્રમુખ બે આજ્ઞાઓ છે કે વ્યવહારમાં તો છીએ વ્યવહાર સાથે છીએ બધા સંબંધો લઈને આવે છે બધા સંબંધો નીકળવાનું જ છે આપણે એટલા માટે પણ આજ્ઞામાં મૂકવા પડ્યા છે કારણ કે તમારાથી રહેવાશે નહીં આવે તમને કોઈ કહે કે તમે વ્યવહારથી રહેવા છો બોલશો તમારે રહી નહીં રહી શકાય એટલે આજ્ઞામાં મૂકી આજ્ઞા કરીને મૂકવું પડ્યું તમને આજ્ઞા એટલે તમે બંધાઈ ગયા જ્ઞાની પુરુષ આગળ પુરુષ બાંધે છે નહીં કોઈને પોતે જ મુક્ત છે ક્યાંથી બાંધે કોઈને પરંતુ એ જવાબદારી લે છે તમારી એમને પોતા પર જવાબદારી લે છે કે આ વ્યવ્યવસ્થિત પછી દાદાએ તો ત્યાં સુધી કહ્યું અરે પાકું સમજ ગયું તો નામ જો મને કહે પણ હું છું છું ત્યાં સુધી તને બધું તને સરખું કરી આપીશ એક જ આ વ્યવહાર દ્રષ્ટિની એક આગને આખી રાખીશ ને તો એ તને કોઈ બીજી માર આપી જ નહીં પડે જા રાધાશ્યામભાઈ કહ્યું છે આવું એમને આવું કહ્યું છે શુદ્ધાર્થમાં મળ્યા શુદ્ધાર્થમાં શું કહ્યું એ તો ગોખવાનું બહુ ગમે બહુ સરસ આ સારું સહેલું આવી આપણે એટલે ભાંસિક પણ છૂટી ગયા ભાઈ સંસારની કે સમાજની હા એ તો આપતા પુત્ર ફાઈ ગયા પણ બધા આપણે બધા કરીએ જય મિશાનંદજી આપતા પુત્ર ફાઈ ગયા ખરું કે નહીં છૂટ્યા એટલે આપ સંભાળો મેરી મેં સંભાળો શરીર છે તર ક્યાં જાય બધું શરીર છે જાય ક્યાં એટલે આપણે ત્યાં વ્યવહારમાં સંસાર માર્ગ અને ત્યાગ માર્ગ કયો છે એ બંને બરોબર છે પદ્ધતર નો છે અને પહેલેથી ચાલ્યા છે ને ચાલ્યા જ કરવાનો એ તો હંમેશા ચાલ્યા કરે સમજાયું ને એ આખા માનવ સમાજ માટે છે એટલે માનવ સમાજમાં પણ ભગવાને સારા જીવ સમાસ્ત જીવોને બે જ ભાગમાં વેચી નાખ્યા બે સિદ્ધ અને સંસારી સંસારીમાં પાછું વિભાજન હોવું જ જોઈએ નહીં તો બધું આખું અંધાધૂતી થઈ જાય એટલે સંસારમાં કેવા તો કે ઘરવાળા અને ઘર વગરના સંસારી કયા કે દેહ છે એટલા માટે ઘર વગરનારા એ દેહ દેહ છે તો દેહ કરીને એમને દેહ છૂટવા માટે આ માથામાણો બહુ કરવી પડે છે એમાં કરે છે રાત દાળ જુઓ તમે કેટલી માથાકૂટો કરે છે અને ઘરમાં આપણને કહ્યું હોય પછી ઘરમાં બધું આ યોગ કરું આ કરું તે કરું એ કશું ચાલે નહીં તમારું સૌ સા બધું સમજાયું એટલે આ બેમાં જ મૂક્યા હમ એટલે સમસ્ત દેશ સાથેનો માનવ સમાજનો વ્યવહાર બધો જ બધો જ એ શુદ્ધ શુભ અને અશુભ વહેંચી ગયો પણ અશુદ્ધ કહ્યું એટલે બે કક્ષામાં મૂક્યા અશુદ્ધ અને શુદ્ધ શુદ્ધ એટલે સિદ્ધ ભગવંતો સિદ્ધ ભગવંતો અને આ અશુદ્ધ માળ અશુદ્ધમાં પછી વિભાજન કરવું જ પડે બધું આ નહીં તો જો ત્યાગ માર્ગમાં વિભાજન ના કરે તો બધી અંધાધૂદી ફેંચી જશે કોઈ જાતની એટલે આવી રીતે કહ્યું તો આજ્ઞા મૂકી કે વ્યવહાર દ્રષ્ટિથી આપણે બધા નામધારી છીએ એ બહુ મોટી આજ્ઞા મૂકી કારણ કે હું શુદ્ધાત્મા પચ એવો સ્વાદ ચાખ્યો છે એ તો કૃપાથી બીજ પડ્યું ને સ્વાદ ચખાઈ ગયો અનુભવ થયો લક્ષ બેસવું પ્રતિથી આખી ખુલ્લી થઈ પ્રતિથી કોઈની જતી નથી આપણે બધા હોલમાં બેઠા છીએ એમને કહો કે ક્યારેય સંસારના અને જીવનમાં આકરાને આકરા પ્રસંગોમાં પણ હું શુદ્ધાત્મા નથી એવું કોઈને થાય છે ને આખા કહો બોલી હો તું બોલ ને મોટેથી બોલ ઊભી હે તને આકરા પસંદો આવે છે સહન ના થાય એવા જીવ નીકળી જાય એવા પ્રતિ એમ કઉ છું હું શુદ્ધાત્મા નથી કોઈ થાય કારણ કે નથી આખું નીકળી ગયું બધું હવે તમે છુ ભાગમાં આવી ગયા એટલે આ બે આજ્ઞા મુખ્ય છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ શું કેવો એ તો છે આવન જાવન કરનારો શું પણ નિશ્ચિત એટલે હું ને નથીના બે સેક્શનો તો ખરા જ એમાં પણ નથીના સેક્સમાં નથી રીતે હોય હું ના સેક્શનમાં હું રીતે હોય નથી સેક્શનમાં હોય તો નથી નો બધું સમજાવે પાછા સમજે હા માનેલું હું તો આવે નથી એવું એની બધા નથી મેં એક જિક્શનરી આની સાહેબરી તો ભગવાનની ડિક્શનરી આ છે માનવ મનુષ્યની ડિક્શનરી બહુ છે એમાં તો ઉમેરા થાય નવા ઉમેરતા જાત જાત થતું જતું જાય અને હું તો એની ડિક્શનરી છે એટલે દાદાએ કહ્યું કે ભાઈ હવે મોક્ષે જવાનારા થયા અને મોક્ષાના માર્ગ પર છો તમે બધા આપણે બધા તો આપણા માટે હા શબ્દ રહ્યો છું એટલે કાયમનો એ ક્યારેય નથી થવાનો નથી આ બે રીતે ખાસ આજ્ઞા કરી પણ બે રહે નહી ને હિસાબ તો રહ્યો જ નહીં કોઈનો નહીં બાકી હ અરે અમારા ક્રાંતિંદજી કહ્યું ને મેં મેરી જાણતા હો તો ક્યાંક બોલું એ કે અમારે મન તો ખરું ને ભાઈ અમારે આ બધું હિસાબ તો ખરો ને અને કલ્યાણ ભાવ એ હિસાબ જ છે આખો કલ્યાણ ભાવના કરી હિસાબ છે હિસાબમાં જાય છે પણ એ હિસાબ જુદી જાતનો છે એ છૂટતા આપણે છૂટ્યા છીએ ને મુક્તિના માર્ગે છીએ તે એ ભાગનો હિસાબ જાય છે એટલા માટે એને શુદ્ધાત્માના પક્ષમાં ના મુકાય પણ એના પક્ષ એ તરફનું કહેવાય પ્રજ્ઞા શુદ્ધાત્માના પક્ષ તરફ નહીં કહેવાય હમ એટલે પ્રજ્ઞા ખાતે કહ્યું એ શુદ્ધાત્મા ખાતે જાય ખ્યાલ આવ્યો પરંતુ બધો વ્યવહાર લઈને બેઠા છે ને વ્યવહાર સામે આવ્યા તો કલ્યાણ શું કરવાનું પેલું વ્યવહારનું કલ્યાણ કરવું જ પડે આપણે નહીં તો આવી બને સમજાયું ને જે ગમે તેવી ફાઇલ હોય એટલે એટલે પ્રમાત્ બહુ મોટો શબ્દ હશે બેન ગૌતમ સ્વામી કેટલી સિદ્ધિ એને બધું હતું અને એમના આશીર્વાદ આપે એવા કેવળ જ્ઞાન થઈ જાય દેવગતિઓમાં ઊંચી દેવગતિમાં જાય એટલું બધું થાય અને કેમ આમ થાય છે મને કેવળ જ્ઞાન આવું સમજ એટલે એમને જે કેવળ જ્ઞાનની એમની પોતાની સમજ હતી એ સમજ અને ભગવાન કહે છે કે હું તને બે પૂરેપૂરું સમજાવી દીધું છે સમજતી બહુ થઈ ગયું એટલે ઉત્તરાયણ સૂત્ર નામનું સૂત્ર છે ઉત્તરાયધ્ય નામનું એમાં બઉ સુંદર એક સૂત્ર છે કે તને જે જોનારો છે એ જોવાની દ્રષ્ટિથી તું આવે અને આ શબ્દની દ્રષ્ટિથી તું એ જોવાનું સમજવા જવું છું એમાં ના પડીશ એ ઝાડ છે એમાંથી જંજાળ ઉભી થઈ જશે એટલે મેં તેને સમજાયું છે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિથી જોવું એવું ખાસ કહ્યું એક સૂત્ર છે એક જાતનું અને સમય સમય ગૌતમ શું જાગ્રત પુરુષ કેટલા જાગ્રત થઈશું અત્યારે આ દાદા એ આજ્ઞા મૂક્યા છે બોલ ને એ બેન છે બહુ સારો પ્રયત્ન કરે છે નવનીતભાઈ હ બઉ સારો પ્રયત્ન કરે છે આ બેન શર્મા એવો નથી આપણે ગમે પોતાની પુલ ખોલે તો બોલોજી લાઈફમાં હવે એક જ કામ બાકી છે શું કામ બાકી જે ફાઇલ છે એમાં જેવું લાગે છે મિનલ ની અંદરથી હું મિનલ ને જોયા કરવાનો એક સારો બિઝનેસ તમે શીખવાડ્યો છે ટ્વેન્ટી ફોર એ કરું છું બરાબર અને એમાં મિનલ ક્યાં ક્યાંથી છૂટી પડી એ જોવાય અને ક્યાં ચોટી રહી છે એ અનુભવ થયો એટલે દાદા એમ ગભરામણ થઈ કે આ પ્રમાદના ભાગમાં ગયું કે શું એટલે આ તમને પૂછ્યું એ પ્રમાદ કેવાય એ પ્રમાદને લીધે એવું થાય એટલે એવું દાદાજી ક્યાં થાય સરસ થઈ જાય મિનલ થઈ ચિકાસ તે વખત છૂટા જ રહીએ ને આપડે દાદાજી કહીએ પણ એની જોડે તમારે વાર્તાલાપ કરવું પડે બોલ દાદાજીમેન્ટ પણ કેટલી ગરબડો થાય કોઈ દવા પેટમાં ચુકાવી ખબર પડે છે એનું અનુભવ છે ના ના એવું ખોચવું જોઈએ ચીકાસ ચિકાસ એટલી બધી ખોચવી જ જોઈએ અંતર તો દવા લઈ લેવી પડે એની બજારની કેવી દવા લઈ લો કરી રહી તો હવે આ જ મિનલ એ ચીકણી મિનલ જોડે રહી અને એની ચિકાસ ન કરે એના માટે આ પડીકી લઈ લે છે ઓકે કે આ હું આ મિનલ મારી કચાસ તારી આગળ જ હું ખુલ્લી થઉ છું કારણ કે ભગવાન થર્મોમીટર હોવું જોઈશે કરજો વાત કહીએ છીએ તે અમને આ શરીરે પચાસ પચાસ એકાવન વર્ષ સુધી શીખવાડવાડ આજ કર્યું છે મંદરબા જ શીખવાડ કર્યું બધું બહુ બહુ શીખવાડ્યું પાર વગર શીખવાડ્યું તારે શું વાત કરો છો હાચું કહો તારે શીખ્યા ને બાકી સેવાબુ તે આવું છે પ્રમાદ થોડો રાખવો જ પડે કે નહીં પણ એ કેવી રીતે હોય આજનો વ્યવહાર બધો એવો લાવીને આયા છીએ ઉપરા છે આપણી એવો બધું દીકરા કરે હમ પણ તમે જોજો આ તો દાદાની કેટલી બધી અદભુત કૃપા વર્તે છે ખ્યાલ હજુ આજે સદેહ તો દા દાહ એમ પટેલ સ્વરૂપે ક્યાં હાજર છે હાજર હોય તો એમને આજે જબરજસ્ત તો આજે નથી કરતી એવું નથી પરંતુ અનુભવ લેવો પડ્યા સ્વાદ લેવો પડશે એ એમનું યશ નામ કર્મ કામ કરી રહ્યું છે કે શું કહ્યું કે જ આ સંઘને બધા આપણે એમાં એ છત્રછાયા રહી શકીએ એ તો કોઈની આપણી તાકાત નથી આપણે એવું નથી લઈને આયા સમજ્યું ને પણ છત્ર છાયા છે યશ તો હોય ના હોય એવું નથી યશ તો બધાને હોય છે યશ કર્મ જ છે ને યશ નામ કર્મ એ કર્મ છે રામ આટલા સમય પછી આજે આટલું છે કૃષ્ણ ભગવાન છે મારી સ્વામી આપણે એ છે જ ને એ કર્મ કામ કરે છે અદભુત એમનું કલ્યાણ ભાવનાનું આખું બધું ખ્યાલ આવે એકવીસ વર્ષનું શાસન છે જેવી વસ્તુ આ એ કયું છે કર્મ સમજાયું હમ એટલે આ દાદા ભગવાનનું યશનામ કર્મ છે એનું બહુ સમજવાનું છે આપણે એ બધાને સરખે સરખું લાગવું પડે છે કોઈને વધ ગટ કશું હોઈ શકે નહીં દરેકે સ્વાદ લેવાની જરૂર છે બીજું કશું નથી શું કહ્યું અને એ યશનામ કર્મમાં તો કોઈને આપણે બધા બોલી દે દેતા હોય તો છપ્પર ફાળકે દેતા હોય બોલે પણ એમાં એવું નથી સાહેબ એમાં એવું નથી જરાય નથી ચતવી પડી જાય એવું નથી જરાય નથી બહુ સમજો હા વાત અમે કહીએ છીએ પણ એને બહુ વિચાર માગશે પુષ્કળ વિચાર માગશે કારણ કે વ્યવહારમાં તો અનુભવ તમને કોને કેટલાક શું ના થાય બધા એવું છે એટલે પ્રમાદ તો એનો બહુ વિશાળતા છે સમજ એટલે પ્રતિક્રમણો નથી થતા એનું કારણ છે એટલે અપ્રતિકમનો ભાગ બધો છે સ્ટોકમાં પડેલો ઇન્દરે પ્રમાદ જ કહેવાય શું કહ્યું અને જો લાગ્યું કે છે તો પછી એને બેહી બે કાઢી કાઢી કલાક બેહી બે નિકાલ કરવો પડે સમજાઈ ગયો નિકાલ આપડે કોઈનો નથી કરતા આપણે જ આપડો નિકાલ કરીએ છીએ આપડે ભરાઈ પડ્યા સમજાય ગયા ભરે પડે એને નિકાલ તો કાઢવો તો પડે ને કંઈ એ પ્રતિકમણ એ બહુ મોટી વસ્તુ છે એમાં એટલે મહાત્માઓ માટે આજ્ઞા ધર્મ અને પ્રતિકમણ બે જ જીવનમાં પ્રમુખ રહે બીજું કંઈ ના રહેવું અને પ્રતિક્રમણમાં પુરુષાર્થ આવ્યો છે ઓલરેડી અને બીજું જે આપણને વધારે ખૂંચે ને બધું જે વધારે કરે આમ તો આપણે બધા આપણે શું સમજીએ છીએ રહેવાનું ને બધા સાથવાનું સુખ ના મળે એવું વસ્તુ નથી એ જે પોતાને પરિસ્થિતિ મળી હોય ખૂંચતું મોટા ઋષિ મુનિઓ થયા છે બધા હમ જૈનોમાં એક મોટા આચાર્યો થયા છે એવા છે એમને સમર્થતા એવી કે વૃદ્ધિ એમને કેવાય છે દેહની કે આ મસ્ત થૂક આમ લગાવે ને તો આપણે બધા કહીએ છીએ ને કે આનું આ સૂનું થયું ના બને છે બધું જ કશું દાદા એના એક શબ્દો છે બહુ ખાસ ખ્યાલમાં રાખજો બધા કે આ વિશ્વમાં મોડામાંથી શબ્દ બહાર પડ્યો એ શબ્દ બધું જ આજરા હાજુર છે એક એક ચીજ આજરા હાજુર છે ગમે તેવો શબ્દ હોય કોઈ પણ પ્રકારનો એટલું બધું છે આ તો વિચારજો એના પછી વિશ્વ અને વિશ્વની રચના કેવું જાય કે આટલું બધું સુખ ઉભરાય છે આ છે તો કોઈની પાસે જાઓ તમે તમારા ઓળખી ત્યાં આમ વાતો કરવામાં અમસ્ત તો મળીએ જ છે આપણે બધા અમસ્તી વાતો કરશું ને તો એમ છે છોકરાઓ તો વાલા જ કરે પણ છોકરાઓ એમને છે અગિયાર વરસથી લાગેલો જ છે પછી હું પહેલાં શું કે દાદાની કંઈ વાત કરું ને એટલે ક્ષિતિજ આમ આઘો થાય ને એવું બધું થતું હતું પછી મેં કહું આ બિચારો હું મારું ગાગા કરું ને આ ડિસ્ટર્બ થાય ને એટલે બેઠા હોય ને એટલે હું બહાર ઇંચકા પર જઈને પછી દાદા તો તે દિવસ હતા તો આમ કહેતા હતા ને પછી આમ સમજણ પડી ને એવું બધું જે કંઈ આવે એવું બધું વાતો કર્યા કરું પછી એક દિવસ એવું પરિવર્તન થયું કે દાદા દાદા ક્યાંય બી વાત શરૂ ગમે ત્યાંથી થાય ને પહોંચે દાદા પાસે એટલે વાત કરતા કરતા મન તો બહાર જતી એક વાતો હું હિંચકા પર જઈને બેસી ગઈ તો એને દરવાજો ખુલ્લો રાખી દીધો લિવિંગ રૂમ નહીં હિંચકા વચ્ચેનો દરવાજો ખુલ્લો રાખી દીધો એટલે પછી મેં કોત આ શું થયું પણ હું તો મારી જાણે મેં જોયું જ નથી ને વાતો કર્યા કરું હા દાદાથી દાડ આમ કેતા તે દિવસથી દાદા ભગવાનની વાતો ઉગાડે છો કે હું ઘરમાં કરું છું પહેલાં મને એમ થતું હતું કો વાતો કરું તા ક્ષિતિજને ગમે કે ના ગમે એમ એની બોડી લેંગ્વેજથી ખ્યાલ આવતો હતો એવો કે હી ઇઝ નોટ પ્રોબેબલી એન્જોઈંગ ઇટ અને હવે તો હું લિવિંગ રૂમમાં કે ડાઇનિંગ ટેબલ પર જ્યાં બેઠી બધા બેઠા હોય ને વાતો કરતી ફોન પર કોક બેનપણી સાથે કે કોકની સાથે તો એ લોકો સાંભળ્યા કરે અને પછી કોઈક દિવસ કંઈક વાતાય ને તું તો કહેતી હતી દાદા એવું કહેતા હતા એ લોકો જ આપણને કરે આપડે દાદાની વાતો આમ જ કર્યા કરીએ પછી મિનલ થી ક્યાંક કોક દિવસ આગી પાછી ભૂલ થતી કશો તું તો કેતી હતી દાદા છે તું આવું કેવી રીતે કરે છે એટલે એ લોકો આપણને કરેક્ટ કરે દાદાજી હવે વાત સાચી છે હંમેશા સામી વ્યક્તિમાં આપણે જ હઈએ અને પછી તો આપણે સામી વ્યક્તિ સમજાશે નહીં તો નહીં સમજી શકાય તમને ખ્યાલ આવે છે હવે ક્ષિતિજભાઈ એમનો બધો આખો વ્યવહાર એ વ્યવહાર એટલે એમને વ્યવહાર સમજવો પડે અને વ્યવહારને તમે એપ્રિશિએટ કરશો ને સામી વ્યક્તિ તમારી થઈ જશે પણ જ્યાં સુધી આવું છે તેવું કઈ રહ્યા કરશે ને લાખ ઉપર બધું જ ના ગમતું પહેલું જ કરવું પડે એપ્રિશિયેટ અને મોટા મોટું ભારે હોય તો એ અને એનું બધું કરવું જ પડે વાત સમજાય છે એટલે આ બેનો વ્યવહાર ક્ષિતિજભાઈનો અને મિંદર બેનનો બહુ આદર્શ બહુ સુંદર જાય છે બે એમને સમજાડે સમજ્યા પછી એકબીજાને સમજે પછી જાય છે બોલવાની કંઈ જરૂર નથી આપણું જીવન જાય છે એના પછી બધાને ખ્યાલ આવે સમજ આપણે એવો ભાવ નથી કે આપણે કોઈને એ કરીએ શું એવું સવાલ જ નથી એટલે પ્રમાદ તો બહુ વિશાળ છે સરપ્રશ્ન તમારો ઘણો મોટો છે અને ઉદય વચ્ચેનો ફરક તમે સમજવા માગો છો તે ઉદય એ તો કર્મનો વિપાક છે દાર છે બધું મોર બેસે આગ બેસે પછી મરવા આવે કેરીના અને ફાલે ભૂલે થાય મોટા સમજાયું ને અને કેરી તે કેરી અને દાળની વચ્ચે જ્યાં જળાયેલી છે એની પડવાની ને એનો કાળ નિશ્ચિત છે પણ માણસોનું નિશ્ચિત કાળમાં છે છતાં પણ એમનાથી ધીરજ રહેતી નથી એટલે કેરી લઈને તોડી લે છે હાથમાં ના તોડાય એ કેરીને પડવાનો સમય છે સમય પહેલાં કરો ત્યારે એ ઉદય ના કહેવાય એ કેરીનો ઉદય નથી કેરીનો ઉદય ક્યારે છે કે અંદરથી મીઠી થાય બરાબર થાય ગમ બરાબરનું અને ત્યારે એનું વખત આવે ટાઈમિંગ હોય છે એનો ટાઈમિંગ હોય છે એને અપાદાન શક્તિ કહે છે અપાદાન શક્તિ એટલે કર્મ એટલે પૂતગલ પૂરણ થયું એને ગલન થવા માટે એની અપાદાન શક્તિ સાથે જ આવેલું છે એટલે આપણે મન વાણીને કાયાના પૂતગલો જે આખા પૂરણ થયેલા પૂરણ સ્વરૂપે હું ને મારા સ્વરૂપે એ ગલન થાય એ બધું ગલન ભાગ છે આખું સમજાવ્યું ને એમાં અપાદાન શક્તિથી જ એ બધા કર્મો નિર્જર રહે છે એટલે કોઈને નિર્જર એટલે ઋષિ મુનિઓ જે કરવા માગે છે એ વસ્તુ જુદી છે પણ એમાં શરીરનો સાથ જોઈએ શરીરની યારી એટલી સુંદર જોઈએ કે શરીરનો કોઈ પણ ભાગ એના ઓપોઝમાં ના હોય હવે એવું યુનિટી વારું શરીર લાવવું ક્યાંથી કળયુગમાં એ દાદાએ કહ્યું મુખ્ય કંઈથી નથી આપણી પાસે લાખ આપણે ગમે કરવા જઈશું મસા આપણે યંગ છે યુવાન છે જૂથ છે શક્તિ છે ના થાય કોઈ નથી ઋષિ મુન્ય કરવા જાય બધા પણ એ પુણ્ય બંધાય જરૂર પુણ્ય બંધાય જેટલું કષ્ટ તમે વેઠો પુણ્ય બંધાય એ તો નિયમ જ છે કુદરતનો પરંતુ કષ્ટ વેઠાયું એના પ્રકાર ઉપર બધું આધાર રાખે છે આખું પ્રકાર ઉપર એટલે અહીંયા આગળ હું કરું છું તપ અને તપ એના સ્વભાવી વાત છે બહુ ગંભીર વાત છે આ બહુ જ ગંભીર વાત છે ગૌતમ સ્વામીને તપ જ ઉભું હતું પણ ભગવાન કેટલી ધીરજથી હતા અને જયારે છેલ્લી એમથી દેશના થાય છે અડતાલીસ ત્યારે એમને કંઈ ગોઠવણી નથી કરી એનો જ ભાગ છે આખો વિપાકનો જ ભાગ છે કે એમનું આ અમારું નિર્વાણનો સમય હવે એવું નથી કે આપણે ભવિષ્ય દેખાય છે એ બધું અમને તો અંદર રિફ્લેક્ટ થાય પ્રકાશમાં અરીસામાં આપણે જેમ દેખાઈએ એમ એ થયા જ કરે તરત જ એટલે તરત જ બધો જ બધો શાંત થઈ ગયું ત્યાર પછી પોતે પોતાના ધ્યાનમાં અને રાત્રિ એ મધ્ય એકદમ પૂડી ગયેલા હોય શાંતિથી ત્યારે ભગવાન તે વખત ના કોઈ પણ તીર્થંકર ભગવાન શિખરો પર જાય છે અને એ જમાનાની વાત છે મનુષ્ય અને મનુષ્ય સમાજના સ્પંદનો એ બધું એ ના હોવા માટે એનો એટલો સમય એટલો બધો સૂક્ષ્મ જીણો હોય છે એ સમય કોઈને કોઈને નહીં સમજી શકાય પણ એના સુખનો જે બધું થાય છે ને તે તો છેક નીચેના છેક પાતળ સુધી અને બધાને પચી જાય છે એક એક મનુષ્યમાં આપણી ક્ષમતા રહેલી છે આવી બિચારો વિચારો તો આપણે ખ્યાલ આવે ને કે હવે આ શું છે એટલે ઉદય એ કર્મફળના પરિપાક સ્વરૂપે વિપાક કે છે શબ્દો વિપાક ત્યારે ઉદય કે છે વિપાક અને એમના ઉદયમાં આવે એટલે પરિણામ પરિણામ તો જાય નિર્જતું જાય તારે જ કહેવાય એ તો બહુ ઝીણો શબ્દ છે એ સમજી શકાય એવો નથી ઘણા બોલા બોળથી બોલી નાખે છે અમારા ઉદય પરિણામાં પણ બોલી શકાય એવું નથી ઉદય શબ્દમાં શબ્દ આવી શકે જ નહીં એમાં સમજાયું એ અનુભવની જ વાત છે બહુ ઝીણી વાત છે આ ઇંગ્લિશમાં કોને પૂછ્યું આટલું બધું બીજું તો ગુજરાતી ચાલે છે આપણો તો એ તમારી જોડે જુદો થાય એ તો તમારા અમેરિકા ખાતે હ આપણ તમે મને આવજો વડોદરા આપણે વાતો કરીશું એમ બહુ ઇંગ્લિશમાં મૂક્યા છે છવ્વીસ મુદ્દાઓ મૂક્યા છે એમને છવ્વીસ સેમ્પલ જોવા છે એકાદું હે હાઉ ટુ ડીલ વિથ ડિસ્ચાર્જ કશાય ઇન ધી પ્રોસેસ ઓફ રીચિંગ એ વિથરા તમે યાદ પૂછ્યું છે તમારા શું કહ્યું હાઉ ટુ ડીલ વિથ ડિસ્ચાર્જ કસાય હવે આ તો બહુ મોટી બહુ બહુ મોટા સ્ટેજની વાત કરીએ એમને હમ ડિસ્ચાર્જ કસાય છે તે ડિસ્ચાર્જ સ્વરૂપે છે તેમાં કસાય સ્વરૂપે એનું આપણને સમજ આપીએ બહુ મોટી વસ્તુ છે ભલે આપણે એટલા જીર્ણવાદમાં ના આવીએ સૂક્ષ્મતામાં ના આવીએ છતાં પણ તો શરૂઆત થાય ને એની આગળ વધીએ નહીં તો આગળ કેમ વધાય કે રીચિંગ એ વિતરાક સ્ટેટ તો ડિસ્ચાર્જ કસાયમાં ગમતા કસાયમાં આપણે વાલ ના કરીએ એકાદ આપણને પછી એ ના હોય એમાં ખ્યાલ આવ્યો દાદા એટલી છૂટ તો આપેલી છે બધા પણ પછી એ રહે આપણને ના પોસાય ના ગમતું હ તે ચીટકાઈ રહેશે ખરું જેટલું ગમતું પોણા પિસ્તાલીસ છે લગભગ તો આપડે બાર વાગ્યા સુધી રાખ્યો છે તો તમને થોડી વધારે છૂટ લઉં તો ચાલશે પણ ભૂખ લાગશે આપણે ભોજન રાહ જોશે શું કરીશું હ શિક્ષક પંદર વીસ મિનિટ બધા નહીં હા બહુ તંત બહુ સુંદર છે એ જ આપણી એ છે શું એટલે મોટાભાગે બધા ના જ રહ્યા કરે એટલે આ તો બધું સારા બધા પ્રશ્નો કર્યા વિજયભાઈ એ બીજામાં કે છે કે પ્રગટ થયા છે એમને એમના અહંકારને પોતાને જોઈ જોઈ અને કન્વર્ઝન કર્યું એનું કેવી રીતે કન્વર્ઝન કર્યું કુરુપતાનું એક ના રહે નાખી આવે બની શકે છે વ્યવહાર તો વ્યવહાર જ રહેવાનો છે પરંતુ એના દિલમાં બેસી જાય છે ખરા સમજાયું એટલે રૂપાળો કરવાની પ્રકૃતિ એ તો બહુ મોટા અમુક જ પુરુષો કરી શકે વિરલ પુરુષો બઉ લાંબુ જીવન ગયું નહી કેટલા વાર અગિયાર તમારો શું અનુભવ કે કનુભાઈ નો તમે પહેલા આયા તે અમારો અહંકાર હતો ને આ અંખ કાર્ડ તો નથી દેખાવા દાદા કે રે શું બોલો છો કરે કરે કર હોતૂત હોય કે હોય છે તો હોય પણ ઉઘાડો દેખાયો નથી તમને દેખાયો નથી એમ નથી કહેતા આ તો રિફાઇનમેન્ટ ઓફ રિલેટિવ એવર કયું તો વ્યવહાર તો ખરો કે નહી બદો તમે જોયેલા હોસે ને રિફાઇન વ્યવહાર જોયેલા પણ એમાં રિફાઇનમેન્ટ એટલે કે એમાં પેપર થયો ગણબોધ એમાંન અત્યારમાં ફેર પડ્યો જેટલું પરિચય એટલા પરથી ખ્યાલ હોય ભાઈ એ તો એ દરેક ને હોય હોય કે ના હોય જમેશ્વાજી શું કહો છો આપ્યા હતા દાદાને જોવાની આમ દોડધામ કરતા રમેશભાઈ પરીખ સાહેબ જોડે હતા ને કેટલું બધું દોડધામ કરતા પણ એનો નિશ્ચય બહુ જબરો કામ કરતો નિશ્ચય બધો બિલકુલ તમને ખ્યાલ આવે કે ના આવે હું દરેક પોતાને ખ્યાલ આવે હતો એટલે આ બહુ મોટી વસ્તુ છે મહાત્માઓ માટે આપણે સંભાવ નિકાલ કર્યો છે એને તો ફાઇલ કરી નાખી શકું એટલે દાદાની એક શબ્દ ફાઇલ છે ને સંભાવ્ય નિકાલ બહુ મોટી વસ્તુ છે એમાં ભગવાનના પાંચે મહાવ્રતો આવી જાય છે એટલું બધું અંદર બળ છે સમજાયું ને એટલે ચોથી આજ્ઞા બહુ અગત્યની છે પણ આપણે એમના એકલી અગત્યની નહીં કહી શકો તમે કારણ કે એના રક્ષણ ત્રીજી આજ્ઞાનું મળે છે એટલા માટે એ જો રક્ષણ હોત નહીં અને એકલું મૂક્યું હોત કોઈ નથી કહી શકાય અને આજે પણ એકલું કંઈ કરવું ચાલો આમ જ પડી જવું મારી પાંચે આજ્ઞાઓ પડી જાય કોણ રહી શકશે એવું ફાઇલો સંભાળવા બહુ સમજવા જેવી છે પાંચ છે ને પાંચમાં એક છે આપણે આટલા સભા ભરાય છે આપણે સત્સંગની શું હું શું સભા કહેવાય આમ તો ભગવાનની ભાષામાં એમાં આટલા બધા છે પણ એક જ છે આખી આજ્ઞાધર્મમાં જો આ જેમ જેમ આપણે અંદર જેને જેને જેટલું થયું આનંદ આનંદ થઈ ગયો એનો એને કોઈ જગાએ ભેદ નહીં લાગે પછી વ્યવહાર તો ભેદવારો હોય નિશ્ચયથી હોય એ તો પરંતુ આપણી આજ્ઞાધર્મમાં આપણી નિશ્ચય દ્રષ્ટિમાં એ વ્યવહારમાં આપણે એક જ વ્યવહાર દેખાય કયો તો કે ગલન વ્યવહાર કયો એનો સ્વભાવ છે એનામાં કે ગલન આગળ આવે પૂરણ જે કઈ થાય છે તે આપણું મુક્તિ માર્ગ નું જ હોવું ઘટે એટલે આપણને મૃત્યુ આવી શકે જ નહીં એનું એટલે આ જન્મ જન્મ આપણો જન્મ કર્યો આ વાત બહુ મોટી છે યુ કે વેલા વે દરેક પોતાનો વે જોશે દરેકનો રસ્તો જુદો છે સમજાયું એટલા માટે આ જ્ઞા જો શબ્દથી તમે જોવા જશો એકનું એક જ છે બધું કહેશે આ તો ના એવું નથી ભાઈ શબ્દ શબ્દની પાછળ દરેકને ગમે તેવો શબ્દ હશે તો એની પાછળ બળ રહેલું છે પણ ખરું શબ્દનું વાણીનું બળ કોને કહેવાય છે કે એ દરેકને એના જુદાપણામાં એમાંથી કાઢે બધાને નહીં તો બંને બંને વચનબળ કહે છે વચનબળ આ મૌન લોકોને આ બધા રાખે છે કેટલા બધા પ્રયોગો થાય છે વાણીના શબ્દો કરે બધા કરે એમાં પણ વચન બળો ઉભા થાય છે એમનું નિશ્ચય એટલે નિશ્ચય ચારણ આપડે બધા દાખલા છે ઇતિહાસમાં જુઓ તો દાખલા જોવો તમે છક થઈ જાઓ આ કાળમાં બનેલા છે એમ સમજાયું એટલે વા વચનબળ તો બહુ મોટી વસ્તુ છે એ કેવળ આ જ્ઞાન માર્ગમાં જ એ હોઈ શકે અને મહાત્માઓને ધીમે ધીમે વચનબળ આવી શકે છે આવી શકે છે પરંતુ એ વાણીના વ્યવહારમાં પ્રતિક્રમણોથી શુદ્ધિ થતું થતું આવે એ વ્યવહાર વાણી તો જરૂર થાય બધાને થાય એકબીજાને અને ઘરમાં આ અનુભવ કરવાના બધા એકબીજાને સાથે એટલે બહુ છે કે અંદર બે રિલેટિવ વ્યવહારની કોઈ પણ અવસ્થા છે તે આ છત્વો વગર થઈ શકે છે પણ વ્યવહારની બધી અવસ્થાઓ છે તે તત્વોના સંમિલનો માંથી અવસ્થાઓ ઉભી થાય છે તત્વો છે એકબીજાના સાથે છે એમાંથી અવસ્થા ઊભી થાય છે આખી સાથી કે દરેક તત્વ પોતાના તાત્વિક ગુણથી જે કાયમના છે બધા એના પોતાના અને અમુક ગુણો તો એવા છે કે જે શુદ્ધાત્માના ગુણો છે જ બધામાં કોમન છે પાછા આ બધી બહુ ઝીણી વાતો છે એમાં જઈ જવાની જરૂર નથી આપણે પણ તત્વ છ તત્વ કયા એ બધા સાથે છે ત્યારે અવસ્થા છે આ જગતની સ્થિતિ છે ને એ તો હોઈ શકે જ નહીં કોઈ દિવસે અવસ્થા જગત બીજું કશું પણ એમાં મુખ્ય કયા બે તત્વો તો કે ચેતન તત્વ અને પૂદગલ તત્વ પૂદગલ તત્વ કેવી રીતે કહ્યું કે એના પરમાણુના સ્વભાવથી કહ્યું પણ પરમાણુનો સ્વભાવ આ મનુષ્યના લક્ષ્યમાં હોઈ શકે નહીં ગમે તેટલા ઊંચા જાય એક સર્વજ્ઞ પુરુષો જ કેવળ જ્ઞાની અને તીર્થંકર ભગવંત એમના જે કેવળ જ્ઞાન પ્રકાશમાં આખા ઝળકે તે જ પરમાણુ હોઈ શકે અને ઝળકે જુએ જુએ બે જુએ એ સાથે જ ક્રિયા બને છે આપણા માટે હજુ અહીંયા છીએ ને આજ્ઞા ધર્મ છે ને એમાંથી પસાર થતા હજુ આ કાઢવાનો છે અને જેટલું દાદા કહે છે સિત્તેર ટકા તમારી આજ્ઞા પચાઈ પચેલી તમને તમારા અંદર ઘર મન બધા વ્યવહારોમાં અને ઘર જીત કેવું છે દાદા ચાર જણ છે ચારને જીતી જાણો બસ થઈ ગયું કંઈ ભેદ નહીં રહેવો જોઈએ શરીરના ભેદ રહેશે જરૂર પણ તમને અંદરથી સ્વાદ આવશે ને તમને બહારનું વાતાવરણમાં ખરવું પડશે તમે ના ગો અમારે આટલું ફેર પડી ગયો એવું કહેવા માગું છું એટલે સિત્તેર ટકા મારી આજ્ઞાનું પચન થયું હશે ઉચકાઈ જ ગયો આ કુદરતનું છે બના છે આખું આ પૂતગલનું જ પૂતગલ નું આખું પ્રશ્ન ક્રિયાઓ જ પૂતગલની છે એમાં ચેતન કશું જ નથી કરતું પરંતુ ચેતન એ કારણ શરીર અને સૂક્ષ્મ શરીર એ બધું એ સાથે સાથે સંયોગ સંબંધમાં છે એના કારણે પરંતુ આ સંયોગ સંબંધ આપણે સમજતા જઈએ બહુ જરૂરનું છે અવસ્થાઓમાં એટલા માટે તત્વોની કિંમત છે અને એમાં પૂદગળ ખાસ કરીને સંયોગ સંબંધ છે આ શરીર છે ને આ ચેતન છે એનો સાદી સંબંધ શું કહ્યું લાખ સાદી સુધા ચેતન ને કરવા જાય પણ ચેતન થાય એવું નથી એજ એમાં બધું જ છે ચેતન તો ચેતન છે તો આ બધું સંબંધો છે દ્વંદ પ્રકારના દ્વંદ પ્રકારના હમ એટલે આખી જીવ સૃષ્ટિમાં આ ચાલવાનું જ આ ચાલવાનું જ પણ એમાંથી બધા નહીં કરવાનું આ ભારતભૂમિ જે વિશે કહેવો હોય તો માથા ગોટો કર્યા કરે બાકી તો કોઈને પડી જઈ નથી પડી નથી એવું નથી પણ એ ભૂમિકામાં જ આવ્યા નથી બિચારા હજુ તો વિચારની તો બાજુ રાખો બુદ્ધિ તો બહુ વિકાસ પામી છે એટલે એ પ્રકારે દુઃખું પણ એ કયું ઉદભવતું છે બચ્ચું આઠ દસ વર્ષનું થયું બાર વર્ષનું થયું એ ઉદભવું એ સ્થિતિમાં છે બધા હમ અને આ તો બધા ભારતમાં કોલેજમાં ગયેલા ગામડા ગમે તેટલા હોય ને એને આત્મા બાદમાં ખબર ના પડે મોયલો ખબર પડી જાય તરત જ એક જણાવ્યું અને ત્યાંથી નીકળીને રાતે રાતે ગયા ત્યાં અંબાજી મોટા અંબાજી પણ કુદરતી કંઈક એવો યોગ હતો અમને દર્શન મળ્યા ત્યાં આગળ પછી નીકળ્યા આગળ રાતે રોકાયા સવારે નીકળી પડ્યા સેવન્ટી થ્રીની વાત કરું છું જ્યારે પુષ્કળ વર્ષા હતી અને સેવન્ટી ફોરમાં એમરજન્સી આવી અને બહુ બધી રીતે પોલિટિકલ વાતાવરણ બહુ ખરાબ હતું બધું અને તે સેવન્ટી થ્રીમાં વરસાદ પડ્યો છે એ તો બહુ મોટી લાંબી કથા છે રામકથા મોટી દાદાની તો એમાં એક ચોથે બેઠો હતો પેલા નટુકા જોડ્યા હતા અમારા બસમાં ગમ્મત કરનાર કવિરાજ હતા તારે તો ત્રીસ જણની બસ ક્યાંય નીકળ્યા હતા કહ્યું પછી દાદા કે છે પેલું બેહી રહી લો તે પેલું દાદા એવું દાદા હું જોયા કરું દાદા હું જોયું તો આવું મસ્તો હશે એટલે તું શું જોયું શું જોયા કરું હું બહુ ગમાસ બહુ ગમાસ આવું કેવું શું જોયા કરું છું દાદા તો જા પછી ચાલ ચક દર્શંકર કે બોલાયા એને પછી દાદા એને થોડી વાત કહી દીધી શું છે તમારું નામ આમ તેમ હા તે ભગવાન હા ઉપર વારો ઓળખું કે તમેલા આટલી જ વાત કરી પછી આ બેસી ગયા ન ટુકાવી એકદમ કે સમજી ગયો તું ના બધું સમજાય ગયો હા મોલો છે એનું શું શું કે છે બસ એટલે બધું થોડું વાતો દીકરી આવું બની શકે છે સમજાયું ને એ ભારત દેશ ભારત દેશ કોઈ પણ ખૂણામાં જાઓ તમે ભાષા ફેર પડે કે એનાથી બીજું ના એ થઈ જાય માન્યતામાં ફરક ના પડી જાય કે પુનર્જન્મ છે સમજાયું એટલે છ તત્વોનું તો સંમેલનનું જ અવસ્થા છે એમાં ચેતન પૂતગલ મુખ્ય છે અને એમાં આ જગતની આખી રચના છે બધી આટલું મોટું ભારત આ બધું જ રચના એ પૂતગલ રચના છે એમાં ચેતન ક્યાંય નથી પરંતુ ચેતનની હાજરીમાં છે ચેતનની હાજરી વગર પૂતગલ રચના હોઈ શકતી જ નથી એ પૂતગલ શબ્દ એટલા માટે મૂક્યો પૂતગલ એટલે જે પૂરણ થઈ ગયેલું હતું એ ગલન થવા માટે જન્મ પામી ગલન થયા જ કરે છે એકલું નથી એ તો એનું વેદના બધી લઈને આવ્યું છે સાતા સાતા સુખ દુઃખ બધું ભોગવવું પડે ભોગવટો બધો લઈને જ આવ્યો છે તો છે શું તો પછી એવા આયુષ્ય અને મનુષ્ય બીજું કશું નહિ ભોગવટો શું કહ્યું ટો છે જો ભોગવટો છે આટલું સમજાયું તો પછી ધીમે ધીમે સમજણ પાકી થતી સ્ટેબલ થતી જતી જાય સ્થિર થતી જાય તો તમને ભાજગડું ઓછી થતી જતી જાય છે જો એવું નહીં સાહેબ બોગવટો બોગવટો એટલે અમારા કેલિફોર્નિયામાં કેલિફોર્નિયા સંઘપતિ બગનભાઈ પટેલ છે તે ગયા બદલે પેલું મોટા ઝાડો હજારો વર્ષના હજાર બે ત્રણ થાય છે તમને આ ઝાડ બધું ઝાડની વાતો થતી આ તો આ ઝાડ આ પ્રકારના ઝાડ છે બહુ ઊંચી ઉંમર વાળા બહુ ઊંચા દોઢસો ફટ જાય અને છેક ઉપર જઈને આટલા હોય સૂર્યનો પ્રકાશ બહુ ઓછો આવે નીચે ઊંચે હાઈટ રેડવુડ ફોરેસ્ટ છે સાહેબ પાંચ હજાર વર્ષ આ કર્મ છે બીજું કશું જ નથી એનું આવ્યું કર્મ છે હમ એટલા માટે આ પૂદગલ છ તત્વોમાં બહુ ખાસ સમજવાનું તે આપણે જ્ઞાન દ્રષ્ટિ પામ્યા છીએ એટલા માટે આપણે જેમ જેમ સમજાતું જશે પૂદગલ તત્વ સ્વરૂપે તેમ તેમ આપણે દ્રષ્ટિમાં પરંતુ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી મથી પડવું પડે પાછળ બચવું જ પડે આપણે છૂટકાય છોડાય નહીં એને શું એમાં ઝઘડવાનું ક્યાં આવ્યું કોઈની જોડે બાથમ બાદ કરવાની કઈ જરૂર જ કશું સમજવાનું જ છે શબ્દો બહુ સાદા છે દાદાના પણ મજા પડે એવા છે સત્સંગની સભા સાથે રચાય શાના માટે આ બધું ગમે તે આપતો પુત્રો કરે તમે અહીંયા અઠવાડિયે બે એક કે બે સત્સંગ કરતા હો રવિવારનો ખાસ થાય છે ને ગુરુને રવિ બે દિવસ છે બબ દિવસ ભાવ રાખવો આપણે કે સત્સંગમાં જવું છે અને વ્યવસ્થિત પ્રાર્થના કરીએ કે મને યારી આપજે હવે સંજોગો એવું આવી જ પડે ના આવે તો શું કરો એને કશું વાંધો પણ ભાવ કર્યો એટલે તમારી હાજરી થઈ એટલું તો થયું જ ભાવમાં રાખવું જોઈએ છોડાય છે પૂતગલ બાજી બીજું કઈ જ નથી એટલે આપણે વ્યવહારમાં રહ્યા મનુષ્ય છીએ આટલો વિકાસ થયેલો છે અને વિકાસ થી છીએ આવો વખત પાછો ચિત્ર વિચિત્ર બધું જાત જાતનું સમય સમય ઊંધું થયા કર્યો એમાં આ વસ્તુ છે બધી ખેલા જણા બસ આ બધા બઉ સરસ કામ થયું લો ઉત્તમ કામ થયું આ બાકી નથી પણ ભાવના થુશ થઈ ગયા બધા જય સચિદા જય સચિદ બધા બેસી જાવ બધા હવે થોડી વાતો કરી લઈએ આપણે આપડે સમય સત્સંગ નો થઈ ગયો છે એક્ન્શન આપી છે મિનિટ છે આપડે પંદર મિનિટ માં આપણને તમને સત્સંગ ને દિવસે બે ત્રણ કલાક માટે બોલાવાય ને તે બધું કામ કરી નાખીએ પણ પંદર મિનિટમાં બધું ગમે તેટલું કામ થાય બોલ ના બો એવું વાત કરી લઈએ આપણે તો મહેન્દ્ર આનંદ સ્વામીજી આગળ તમે બેસીને આપણે કાલે શું પ્રાપ્તિ થઈ શું હવાજ મળ્યો અને હું મળ્યું આપણને એ તમને થયું અને તમને સમજાયું તે પ્રમાણે રાતે કહ્યું કે આટલો પ્રયોગ રાખજો હવે આ પ્રયોગ તો દાદા ભગવાન તરફથી બધાને આપવામાં આવ્યો છે અને પછી અનુભવે કરીને આપણે અત્યારે બધાને મળે છે એ પ્રયોગ એવો છે સુંદર એક સહેલામ સહેલો રસ્તો બતાવ્યો છે આ કળિયુગમાં આપણા બધા માટે કળિયુગમાં આપણને અંશુદ્ધાત્મા છું રહેવું સહેલું નથી એટલા માટે પ્રયોગ બતાવ્યો છે એટલે એમાં પાક્કું થઈ જાય ફિટ થઈ જાય એટલા માટે કે રાતના રાતના ખાસ પ્રયોગ કરજો કારણ કે રાત્રિનો સમય ઉત્તમ છે સ્થિર થવા માટેનો ઉત્તમ છે સમજાયું કે આ કળિયુગમાં તો રાતે બધું અગિયાર અને બાર વાગે હું જાય લાભે ચાલે એવું બધું થઈ ગયું મુશ્કેલી થઈ ગઈ છે શું કોઈને એટલે રાતે સૂતી વખતે સૂતા પહેલાં બધા ઘરમાં હું કહે અત્યારે જેનો જે નિયમો ઘરમાં થઈ સૂતા પહેલાં પોતે નક્કી કરી બધું સુતી અને જ્ઞાની પુરુષનું નિધિ દાસન કે જેને જે રીતે રહેતું હોય દાદાનું ચિત્ર પટરો વાંધો નથી જે હોય તે જ્ઞાની પુરુષ જેને જે રીતે ફાવતું કે નક્કી કરીને નાખો એટલે મનમાં નક્કી કરીને બેસી જાવ અવધારણ કરી લેવાનું બસ શું હોય અને હું હવે મન વાણી કાયા નામ સુ નામ છોકરી બોલો તમે સંપૂર્ણ ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું અને એ સ્વરૂપે હું રહી અને અમી નિંદ્રામાં જાય છે તેને હું નિંદ્રામાં જાય એના માટે હું શુદ્ધાત્મા ભાવે રહીશ એમ નક્કી કરી નાખું એટલે પછી હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવું પડે પાછું હા પ્રયોગ તો ખરો જ કે નહીં અમી નિંદ્રામાં જાય નિંદ્રામાં જતાં એ જ બોલે ને તો બોલતાં બોલતાં જ જોજે કુદરતી જ આંખ નીચે જ જશે નીચે જશે જે નિંદ્રા આવશે ને એ જે કુદરતી નિંદ્રા આ કાળમાં જેની બહુ જ ખામી છે આ કળિયુગમાં લગભગ કુદરતી નિંદ્રા કુદરતી નિંદ્રા બહુ સારી હોય છે શરીરને બહુ જરૂર નથી નિંદ્રાની પરંતુ હોતી નથી અને આજ કાલના જીવન એવા છે એટલે પડી રહવું પડે નિંદ્રામાં બધા સરસ આવશે તમને અને હું શુદ્ધાત્મા છું એ નિયું ને એના જેવું છે હું શુદ્ધાત્મા છું એ ભાવે રહી નિંદ્રામાં ગયા એટલે છતાં રહ્યા સમજાવ્યું ને એટલે આખું તમારું અભિષેક તમારો રહ્યા કરે બહુ સુંદર એમાં આપણું શુદ્ધાત્માનું ખાતું બહુ મજબૂત થાય ખ્યાલ પોષણ થઈ જાય એને પોષણ એવું વ્યવહાર દ્રષ્ટિમાં એટલે આ તો બધું થઈ ગયું ભાઈ હવે વધારે નથી આપણી પાસે તો આજે મહાત્માઓ આપતપુત્ર સાહેબો આપને હું નમ્ર વિનંતી કરું કે મેનુ તમારે જે પૂછવું હોય તો નાની ચિઠ્ઠી રાખીને પૂછી લેવું સમજાયું ને અને પ્રશ્ન પૂછવું જેને જે જરૂર લાગે ને સમજવાનું એટલું પૂછવું એટલે પછી બધાને વિશેષ લાભ મળે વાત સમજાય તમને આમ હોય ને તારે તો એ એકાએક એ તો વધારે સારું પડે ખ્યાલ આવે ને એવી રીતે કરવું એટલે જેને પૂછવું હોય તો પૂછજો આપતો પુત્રોને બધું તમારે સારા ખુલાસા મળશે અને પદોની રમઝટ થશે બધી રીતે ઘણી સારી રીતે કામ થશે અને કાલે રવિવારે સવારે સાંજે બે આપણે છીએ આગળ ત્યારે બાકીનું ઈચ્છાદાનંદ હવે શું કરીશું સુધીર ભાઈ સાહેબ આ રાખો તો તમને બધાને પાકું થઈ ગયું ને સવાર ઉઠ્યા અમી હોય અમી ત્યાં તો હાચો એવું પડે પતિ દ તમારે સારું સમજી ગયા ચાલો તો જય સચિદાનંદ જરા ભીતી કરી દો પ્રસાદ આવે છે આપણે હા જરૂર જરૂર તારીખ એકવીસ દસ બે મંગળવારે પરમ આદરણીય સકલ સંગપતિ શ્રી જીએસઆઈની ચોથી પુણ્યતિથિનો પ્રસંગ લપકામણ નવ મેળવી લેજો સવારે દસ આપતો પુત્ર સત્સંગ આપ સૌને નિમંત્રણ છે અને પ્રમીમા ખાસ વિનંતી કરી છે અને આ રીતે આપણે જાહેરાત કરીને સૌ પધારજો જય સચીદાન બધાને કહી દેજો આપો? જે કરો જમા દાદા બદવાસીમ જય જય તાર હો દા ગણ ના અસીમ જય જય તાર દા ભગવાનનાસીમ જય જય કારના અસીમ જય જય કારવાન અસિમ જય જય કાર અસીમ જય જય કારવાન અસીમ જય જય કારવાન અસીમ જય જયકા dadabaga vanana asimaj jay kar dadabaga vanana asimaj jay kar મ જે ભગવાન ના અસીમ જે અસીમ જ જે અસીમ જયકાર ભગવાન ના અસીમ જ ન અસીમ જ જય કાર ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જય કારમ સિંહ જય જય કાર ભગવાન સિંમ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન જય જયકાર દાદા ભગવા ના સિંહ જય જયકાર દા ભગવાના સિંહ જય જયકાર દા ભગવામ જય જયકાર દા ભગવા દિમ જય જયકાર દા ભગવાન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 સિંહ જયકારો દા ભગવાન સિંધર જયકારી દાદા ભગવાન સિંહ જયકારો દા ભગવાના છિંદર જયકારા ભગવાન સિંહ જયકારો દા ભગવાના છિર જયકાર ભગવા સિિજય જયકારો દાદા બબુઆલા અસિંજ જયકાર રા ભગવાના સિંહ જય જયકારો રાધા બબુઆ અ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાન અસિમ જય જયકારો दादा भगवान ना सिमजे जय जय कारो दादा भगवान ना, ना तिमजे देगारो दादा, तिम दादा, तिम दादा भगवान ना सिमजे जय जय कारो दादा भगवान ना तिमजे देगारो दादा भगवान ना सिमजे जय जय कारो दादा भगवान ना तिमजे देगारो नासिक जय जय करो दादा ततवा तुम जय जय करो दादा भगवान का સિંજ જ કારા ભગવા અસિંઘ જગારૂ દાદા ભગવાન સિંહ જગારો દાદા ભગવા જગારો દાદા ભગવાિ જયકાર દા ભગવાન અસિંઘ જયગારો દાદા ભગવાન સિંહ જયકાર દા भगवान शिंदे देगा भगवान शिंदे देगा दादा भगवान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 ना सिंह जकारो दादा भगवान ना सिंह जकारो दादा भगवान ना सिंह जकारो दादा भगवान ना सिंह जकारो दादा भगवान ना आ सिंह जकारो दादा भगवाना आसी रजतारो दादा भगवाना आसी रजतारो दादा भगवाना आसी रजतारो दादा भगवाना કાર